હોદા ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર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 અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે પીતાનું નામ અજ્ઞાન છે પ્રત્યેક જીવાત્માને લ મુજબ સ્વરતાલ છે જીવાત્માને લબ છે સર્વે મનુષ્યોને સંયોગો ના સંસ્કાર છે સર્વે મનુષ્યો ને સંયોગો ના संस्कार आखो सम व्यवहार फरजियात आखो समरण व्यवहार फरजियात चे आखो समरण व्यवहार जियात छे व्यवहार फरजियात छे खुद गल करे तेने जाबु ए मुख्य बात छे खुद गल करे तेने जाबु મુખ્ય વાત છે અહંકાર ના પિતાનું નામ અજ્ઞાન છે અહંકાર ના પિતાનું નામ અજ્ઞાન છે વાણી જનેતા पूज्य पीता अभिप्राय छे वाणी जनेता ने पूज्य पीता अभिप्राय छे जने वाणी जनेता ने पूज्य पीता अभिप्राय छे वाणी जनेता ने पूजा पीता अभिप्राय छे पौत्रा मन बहना आड़ा तेड़ा चौताल छे पौत्रा मन बहना आड़ा तेरा चौदार उत्तर क्रोध मान लोभवचे कपट बहना छे उत्तर क्रोध मान लोभवचे કપટ ના છે આવા પરિવારે માયા બીનો સંસાર છે આવા પરિવારે માયા બહેનો સંસાર છે આખો સંસરણ વ્યવહાર फर छे आको संस्कृत व्यवहार फर छे पुद्गल करे तेने जानबूए मुख्य बात छे पुद्गल करे तेने जानबूए વાત છે અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે અહંકારના પિતાનું નામ અજ્ઞાન છે ભેલી માયા માતાની આખો સંસાર છે ભેલી આજે આપણે બપોરે ક્યારે ચાલુ થાય શકો મને પ્રોગ્રામ સાડા સાડા ત્રણ વાગ્યા સાડા ત્રણ થી સાડા છ એવું રાખ્યું છે ને બપોરનો આપતા પુત્ર અને અત્યારે આપણે થોડીક અમને મોડું આવવા અગિયાર કહ્યું પણ થોડો અડધો કલાક થઈ ગયો એટલે થોડું બનીએ તો ખેંચી લઈશું ચોક્કસ બધાને વાંધો આવશે ના દાદા અડધો કલાક થાય તો વધારે ભૂખ લાગે પેલું સારું લાગશે ફાઇલ ફાઇલ ખુશ થઈ જશે ફાઇલ ખુશ થયા વાંધો નથી પણ ફાઇલ જોડે આપણે જાણીએ કે ચલો આ સારું હોય ને આમ તો અમે તો તૃપ્ત થઈ ગયા છે પણ ફાઇલને સંતોષ થવો જોઈએ ને એના રસાવાદ હજુ બધા ગયા નથી ફાઇલના રસાવાદ નથી ગયા એટલું જ વાત છે ફાઇલ રસાસ્વાદ લે એનો કંઈક વાંધો નથી એ વાંધો ભગવાન પણ ના કાઢે જ્ઞાની પુરુષ પણ ના કાઢે પરંતુ એમાં આપણે રસાસ્વાદ લેવો એ ભૂલ છે એ આજે આપણે આ અક્રમની રીતથી આપણને સીધે સીધો વિતરાગોનો માર્ગ મળ્યો અને રસ સાથે આપણે કેવી રીતે આપણે પોતાના શુદ્ધાત્મ રસથી રહી શકીએ એ બહુ સુંદર આપણને પ્રાપ્ત થયું પહેલાં પહેલું એ પ્રાપ્ત થયું એટલે પછી આપણને અવસર મળ્યો કે હવે બધો વ્યવહાર છે ને આનાથી આપણે ઉકલી જશે પરંતુ મથવું તો આપણે જ કારણ કે વ્યવહાર બધો આપણાથી ઊભો થયેલો છે કોને ઊભો વ્યવહાર ટપત બોલ્યા ને હમણાં એ એટલે પૂજ્ય પિતા એટલે પરમપિતા તો બહુ જુદા હોય છે એને જ દાદા કહેવાય હમ દાદા કંઈ વ્યવહાર ઊભો નથી કરતા પણ વ્યવહારના દાદા જરૂર કરે વ્યવહારના દાદા કરે કે મારો પોતો જરાક મારા જેવો થાય સારું થોડું વેધા બોલેવા નથી ઉંમર થાય એટલે પણ કુદરતનો ન્યાય એવો છે કે પોતાની કમાણી બધાની જોડે વહેંચેલી ને એટલે વહેંચાયા વગર રહે નહીં એટલે કહેવામાં જ વ્યવહારમાં પણ દાદાના થોડા લખણો તો આવે પોતામાં આવે જ પણ આપણે એટલા બધા અવતારોથી એટલા બધા ટેવ પડી ગયેલી છે આમાં નીકળવું બહુ મુશ્કેલ છે બાકી કોણ કોનો બાપ થઈ શકે કોણ કોનો દીકરો થઈ શકે પરંતુ આ વ્યક્તિગત વ્યક્તિગત કરીને આપણે આપણું માતા પિતાનું ઋણ આપણે ચૂકવી શકીએ એ રીતે પોતે પછી એમાં વ્યવહારમાં એને માતાથી પિતા થવાનો અવસર આવ્યો હોય તો પણ એ છોકરાઓને મારા છોકરાને એવું અંદર ના રહે એને મુક્તપણે રહે ત્યારે છોકરાઓ પણ એમાં રીતે રહી શકે છે આ બોલો આ કાળમાં અક્રમ વિજ્ઞાન આપણને આ સમજ બધી આપી છે આ કાળમાં અને આપણે જોઈએ છીએ આજે છોકરાઓ પણ છે તો એને સંસ્કાર કેવા મળે છે અને આપણે હતા ત્યારે આપણે અવરા હતા છતાં એક વસ્તુ બની પુણ્યને યોગ શું હા મહાત્માને મહાત્માથી એક દાદાને પ્રશ્ન થયો કે દાદા આ શુદ્ધાત્મા અને સંયોગ એ સમજવા માટે તો કે દાદા આપણે આ પુણ્યના યોગે આપો તમે પુણ્ય છો એટલે અમને મળ્યા અને અમને મળ્યા એટલે અમારાથી તમને આ પ્રાપ્તિ થઈ જ્ઞાનની જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો એ જ્ઞાન શુદ્ધાત્મા હું છું એ પ્રાપ્ત થયું એ પણ સંયોગ કહેવાય ને તો એ સંયોગ ના કહેવાય એટલે આપણે આ વિજ્ઞાન સમજવાનું વ્યવહારને નિશ્ચયની ભાગમાં એમાં કેવી કેવી સૂક્ષ્મ ભૂલો એટલે પ્રશ્નો આવે ખોટા નથી હોતા પ્રશ્નો દાદાએ કોઈ પણ પ્રશ્નને ધકાર્યો નથી પણ પ્રશ્નમાં તમે જોશો ત્યારે સમજાશે કે આજે આપણે એજ્યુકેટેડ થઈ ગયા દાદાએ એમને મૂળ કે રેવણી આપી સમજાયું ને પણ આગળના અનએજ્યુકેટેડ એનું શું થયું એટલે અત્યાર પૃષવા તો મોટા આગળના પ્રશ્નો કરવા જાય છે પણ આજનું શું છે કાર આ મોટી વાત છે એટલે કુદમકુદી કરીએ આપણે બધા કુદમ કરીએ અને ખરા તો દાદા નથી ત્યારે આપણે સમર્પણ રહી શકીએ જીવવાનું ત્યાં ખરી કસોટી છે કસોટી ત્યાં છે તો મળ્યા હોય ત્યાંને પણ બધી દાદાએ ઘણી ઘણી રીતે એમની વાણી નીકળી છે એટલી બધી રીતે હવે દરેક આપણી સમજણ આપણી ભાષામાં લઈએ તારા દગડબડો થઈ જાય છે આપણી સમજણ આપણી ભાષા કોઈ મહાત્માને ઊંચો નીચો ગણ્યો નથી એમને બધા આવો પ્રગતિ કરો અને હું તમારાથી જુદો છું જ નહીં કે છે હવે બધી ઘણી વાતો કરી હોય ત્યારે પોતે આપણને મન વચાય કરીને આપણે આપણી પોતાની પડી હોય એવી રીતે આપણે જીવી જવું જોઈએ કે નહીં સંબંધો એવા તો ચીકણા લાદર જેવા છે ગુજરાતીને કે છે આપ ક્યાં બોલેગે આવું છે એટલે આમાં જોવા નાખવું બતાવી દીધી હમ અહંકાર અહંકારના બાપ ને પરમ પિતા દીકરા પણ એવું બોલતો નથી ડાયા છે હજુ આપણે ભારતમાં બાકી આજે તો કશું કહેવાય નહી મગજ એવા છે બહુ બહુ વિચિત્ર કાળ છે ઘણો વિચિત્ર કાળ છે એટલે અજ્ઞાન શું એટલે અહંકાર ઊભો કેમ કરીને થાય અજ્ઞાન અજ્ઞાન ઊભું કેમ કરીને થાય તો કે માતાએ જન્મ આપ્યો હતો ને માતા કહી તો કે જ લગ્ન કરેલી કોની જોડે લગ્ન કરેલું તો કે આ શરીર જોડે છીએ ભગવાન જોવા ભગવાન જોડે છે પરમાત્મા આપણી સાથે છે છતાં પણ આપણે આ વ્યવહારમાં જ્યાં જ્યાં વ્યવહારમાં આપણે બહાર નીકળીને જૈન તો ફટ દઈને અભિપ્રાય આપી દેવો આ રહેતો નથી કોઈને એટલે હજુ ડિસ્ચાર્જે કેટલા બધા પ્રાર વગરના પડે છે આપણે ના સમજી શકીએ આ વસ્તુ બહુ ગંભીરતાએ આ વાત લેવાની છે ભલે પર્યુશન છે આત્મો દિવસ છે આપણી જૈન ધર્મને પ્રમાણે આ પડાય છે બધું સાચું એવી જ રીતે આજથી ગણેશ ચતુર્થી દસ દિવસ આવે છે આજથી ચાલુ થઈ જાય છે એટલે હિન્દુસ્તા ધર્મ પોતાના પ્રમાણે આખો શ્રાવણ માસ છે શિવજીની પૂજા કર્યા કરે આખો શ્રાવણ માસ જે પૂજા કરાવનારો હોય એ તો બહુ એ કરે સમજે શિવજીની પૂજા કરે અને બધું જ બધી જ રીતે બધા ધર્મોમાં એ યહુદીઓનો મહિનો આવે ઉપવાસનો હવે ચાલુ થાય છે દાદા નજીક નજીક જ છે બધા કોઈ નથી આ એટલે આ તહેવારોનો વખત આવે છે ને ત્યારે આ બધા ધર્મોનું આવી જાય છે બધાનું આવી જવાનું વર્લ્ડના બધા ધર્મો મુખ્ય જોજો મુખ્ય મુખ્ય જેને કહીએ છીએ હમ ઈસ્લામનું ગયું આ ઘર જોડે જોડે ચાલે પછી શ્રાવણ ચાલુ થાય પાછું એટલે આપણે આ પર્યુષણ ઉજવીએ છીએ અને આઠ દિવસ સતત મળે છે એટલે બધા કહે છે કે બહુ લાભ મળે છે હમ તે એ તો બધું સાચી છે આપણે મળીએ સવારે બપોર જમીએ હા જે થોડા ભેગા થઈને બસ પડી જઈએ એક દિવસમાં એટલું એમાં આપણને એટલો જોયો લાભ ના મળે આપણે સમૂહમાં ને એમાં રહીએ બધા એટલા માટે જાત્રા બાકી જેની જાત્રા પરમાત્માની ચાલુ થઈ ગઈ છે પોતે શુદ્ધાત્મા થયા અને શુદ્ધાત્માની એ પાકે બધું એનું પાકાપણું થતું જતું જાય અને પરમાત્મા તરફને એનું પ્રયાણ ચાલુ રહેતું રહે એ તો થઈ જ ગઈ છે તો પછી હવે જાત્રા શા આપણે દાદા કે છે ના વ્યવહાર તમારો છે તો હજુ વ્યવહારને તમે આવી રીતે ના કરી શકો બધા જ વ્યવહારને વ્યવહાર તરીકે સ્વીકારવો પડશે પરંતુ એને વ્યવહાર તરીકે સ્વીકારજો કારણ કે હવે તમને મેં આગ તમને આજ્ઞા મૂકી દીધા છે કે હવે તમારો બાકી રહ્યો વ્યવહારથી વ્યવહારથી છો એટલું સમજો હવે હું છું કરીને બોલશો નહીં આવે હું છોકરી બોલશો નહીં માં મુસીબતે બાપ થવાનું બંધ થઈ ગયું તો બાપ થયા વગર રહે નહીં પાછા હું લગાડી દે તારે પછી તે ડિસ્ચાર્જ કંઈક થોડુંક હોય જોર વધારે હોય ને તો એ માથું ઊંચક્યા વગર રહે નહીં નહીં રે બહુ સમજવા જોઉં બહુ ચેતીન ચાલવા જેવું છે બહુ ચેતીન અને છતાંય તમે આ બાજી કરનારા નટો છે નટ નટમાં ઇલાયસિંહ કુમારને છેલ્લે દોરડા પર એટલો અદભુત કરે અને પેલી એના પર એટલી ખુશ થઈ ગયેલી પણ એ તો પેલી એના પર ખુશ થઈ ગઈ પેલો રાજા છે એના માટે કંઈક બોલાવો એને કારણ કે એને ગમી ગઈ પેલી તો રાજા એની ઉપર અને આ કર્યું તો એને કશું થાય નહીં તો એને ખબર પડી ગઈ કહ રાજાનું ચિત્ત અહીંયા ચોટેલું છે અને આનું ચિત્ત મને ચોટેલું છે તો મારું ક્યાં કહ્યું હું કોણ છું તો પછી એમને અંદરથી આખી વિચારણા સૌરી ફળી ઈલાચી કુમાર અને ત્યાં એને આખું એ થાય છે જુઓ તમે દોરી ઉપર કેટલી ઊંચી દોરી ઉપર નાસ્તા નાસ્તા એવી આપણી બે આજ્ઞાઓ છે આ વ્યવહારમાં રહી વ્યવહારની સાથે એ વ્યવહારમાં લબદઈએ નહીં ક્યાંય પણ અને વ્યવહારમાં તો આપણને લબદા એવું બધું બહુ છે જાત જાતનું પણ એમાં લપદે નહીં एम रही रही हूँ जगह करें आजाधर्म पड़े सहलू रहती है करण फला क्या सके करण क्या करण एट आजना धर्म आजना तप एज आप सदाई न्यूषण है शू क्यू केव परूषण ક્યાં વ્યવહારમાં રહીને પણ આપણે આઠ દાડા આવીએ સ્પેશિયલ કહીએ ને આજે આઠના દાડે એકબીજાની માફી માગી લઈએ જ્યારે બધા જોડાઈએ એવું એ તો દરેકે પોતે પથું અંદર ખોજ કરવી પડે કે નહીં અને નાનપણથી સમજ ના થયા કરવું પડશે કઈ આ વાત બહુ મોટી દાદાએ ઘણી ઘણી વખત આ વાત કરી છે જ્યારે શરૂ શરૂમાં હતા ઓછા મહાત્માઓ ત્યારે બધાને સમજાવે પછી બહુ થઈ ગયા પછી જાથાબંધ થઈ જાય બધું જા બંધ થઈ જાય સમજાયું ને હમ દાદા કહે છે કે આપ્યું છે હવે તમારી ભૂલો બધી પાસ્ટની સ્ટોકમાં પડી રહી છે ને હું સુધારી નાખું એ બધી એક એક લઈને અંદર તમારા દર્શનના પડદામાં લઈને બધી આપણને દેખાતી જાય આપણો પ્રકાશ તો થયો જ છે પણ આપણું હોવું જોઈએ કે આપણે ચાલો બેસી જવું કલાક માટે એટલે દાણપતિ યાદ કરીને જ્યાં સુધી આજની ઉંમર થઈ છે ત્યાં સુધી ના કરીએ પણ આટલી ઉંમર થઈએ દાદાને મળ્યા ત્યાર પછી આટલો વર્ષો ગયા બધું પણ હજુ નવરાશ ના મળે સહેલું તમે જોઈ જ દરેક ઉતરીને જોઈ લેજો કોઈને નવરાશ નથી મળતી ખવાર ઉઠ્યા એટલે હાજર ગરેડમાં બેસી ગયા ને એટલે કામ તો કામ છે ચાલ્યા કરશે પણ વચમાં ફુરસદ કાઢો ને ફુરસત કાર્ય થાક્યા હોય આ હોય આ બાદ હમ દાદાએ કહ્યું કે ભોજન લીધા પછી આરામ લો તમે જરૂર માગે છે આયુર્વેદિક કહે છે કે તમે એક અડધો એક કલાક કાઢી લો કારણ કે અંદર મશીનરી ચાલુ થઈ ગયો ચર્નિંગને એટલી બધી આખી મશીનરી ચાલે છે શું કહ્યું હું ચય અપચન કે છે ક્રિયા છે આ સ્ટમકની બધી અંદર મસલ્સને એ બધા જબરજસ્ત વલાણું કરી નાખે છે વલાણું બધું એને જરાક શાંતિ આપવી જોઈએ કારણ કે તે વધુ વધુ તે વખતે બ્લડનો સપ્લાયની જરૂર ત્યાં છે પેટને જોડે તારે આપણે માથામાં પડી જઈએ પેટ બિચારા ક્યાં કરે ગેસ થાય છે મને આ થાય છે અપચો થાય શરીરને ઓળખવા જેવું છે परूषण एट व्यवहार लई छे अपनाश्चय साथ्यवहार से निश्चय साथना जैन धर्म लीधो आगरे कहीं रीते आयुम तो कशु आत कोई एम एम नहीं आत हे अपना महात्मा बदा है अपने कहीं कौन छो ते આપણે જાણીએ કે આ સ્થાનકવાસી કે દેવાસી શેખર કે હું શુદ્ધાર્થમાં છું આમ બોલી દે બરાબર છે પણ વ્યવહારથી કે શુદ્ધાર્થમાં છું ના કહેવાય ને હમ વ્યવહારથી ના કહેવાય ને કોણ શું પૂછે નહીં જવાબ સીધો આપવો જ પડે સમજન દેરાવાસી છું કારણ કે જૈનને મહાત્મા જાણી જાય કે જૈન છે આ વૈષ્ણવ છે આ શિવ હા પપ્પા શિવ દર બધા પોતપોતાનું હોય છે સમજાયું आ बात बहुत समझवाजे जयरे कलियुग छत थी गये ये तो राम थी थी गई थी राम युग तो त्यार चालू थी गेलू पर राम युग में एट बुधा तीव्रपड़े नवरण बदा काबा जेवा ये પછી એમાં વધ્યું વર્તમાન પ્રમાણ વધ્યું એટલે કૃષ્ણ ભગવાન આમની કેબિનેટ એસ્ટાબ્લિશ થઈ અમીન સાહેબ કે છે પ્રમાણે એટલે કૃષ્ણ ભગવાનની કેબિનેટ મેં જોયું કેબિનેટમાં કે મને મોટો ભાઈ તો બહુ સરસ મળ્યો છે અને માતા બિચારી એને આવું પિતા આવી હાલતમાં પણ તોય મને આ માતા પિતા મળ્યા મને પારણ પોષણ કરી મોટા કરનારા હમ મને સખી જોડે પણ સખાપણે રહી શકાય એવી મને સખી મળી કે સખીનું સખીપણું કેવું હોય છે ઇલેબેન આવ્યા છે સમજાયું તે ઇલેબેન કે છે કે દાદા આ નેમીનાથ ભગવાન અને પાર્શ્વનાથ કે પાર્શ્વનાથ એમનું બેહનું એક જય ભીખુનું કૃષ્ણ ભગવાન અને એમના સમયના માટેનો એમને બે ભાગમાં પુસ્તક લખ્યું છે પ્રેમાવતાર શું કહ્યું પ્રેમાવતાર આ બહુ સમજવા જેવું છે તો પણ વાદળા બધા બહુ જામી ગયેલા હતા પણ બહુ વાદળા જામે ને ત્યારે ભગવાનને હાજર થઈ જવું પડે પ્રકાશ સ્વરૂપે પ્રકાશ સ્વરૂપે પ્રકાશ એટલે સ્વરૂપે એટલે શું પ્રેમ સ્વરૂપે એ જન્મ જેવો થાય એમનો અને એ કસોટીઓમાં જન્મ ના થાય આ કડિયુદના કારા ધબ વાદરાઓમાં એમાં એ પ્રેમ સ્વરૂપે પોતે હાજર ના થાય જન્મીને જ ત્યાં સુધી આવા પુરુષોથી જેને આજે વૈષ્ણવ ધર્મમાં અને સામાન્યપણે બધે જ કૃષ્ણ ભગવાનના ચમત્કાર સ્વરૂપ સમજાય છે એવું કશું જ નથી એટલું સુંદર યશદાન કર્મ લઈને આવ્યા છે એ એમનું પ્રેમ સ્વરૂપ છે કારણ કે એમને પ્રેમ આગલા અવતારમાં અમુક છેલ્લા એક એવા અવતારોમાં બહુ જ તરછોડેલા પણ પ્રેમ નતો મળ્યો પણ માતા પેલા ભયની સાચી હતી અને એમની માતા કેવું પડે એમને પણ એને આ પરાયો મારો લાગે બોલો આવો અવતાર આવ્યો છે એમનો એક તો સમજાય છે બહુ એટલે આપણે જૈન શાસ્ત્રોમાં શાસ્ત્રકારો એવા સમજે કે અમે આ બધું સાચા અર્થમાં આ બધું કહ્યું છે અને હિન્દુમાં એમની મિથોલોજી તરીકે આવે વેદાંતમાં હિન્દુમાં હિન્દુને શહી ધર્મ બદલે ભેગા થઈ ગયા બધે છે ખ્યાલ આવ્યો ને એટલા માટે વાસુદેવ ભગવાન વાસુદેવ ભગવાન એટલે વિષ્ણુ સ્વરૂપ એ દૈવી તત્વ પણ છે અને મનુષ્યને માટે મનુષ્યમાં हाजर ए, थतुमन ए, बदा सारा संसारी तरछोड़ी तरछोड़, तरछोड़ गेला बहु अकड़ाई गये के मेहनत करे हरखी रीते करे बध करे बदा रहे संपूर्ण प्रमाणिक रहने काम करें तो जुतियां माले शू कहू काम जस न करें तो अबजस मल्या करे એવા વખતે આ પ્રકાશ આવી જાય છે પણ સંસ્કૃતની ભાષા બહુ મજાની મીઠી બોલે યુગે યુગે સંભવમાં લખી ન ગઈ એટલે પછી ચમત્કાર રૂપે લેવાઈ જાય સમજાવ એ પ્રેમ તત્વ છે એ બાળપણથી જ એમાં ઇનબિલ્ટ આવે છે આખું તો દાદા ભગવાનને એવું જ પ્રેમ તત્વ આ કાળમાં કળિયુગમાં જ્યારે બધા કાળા ધબ્બા જેવા વાદળા હતા તે પૂર પૂર ફૂલ સ્કરૂપે કામ કરતા થયા અને એની અસર તો પચીસો પચીસો વર્ષ રહી અને એમાં કેટલા અંધારા યુગ આવ્યા પારગઢ તો બહુ જોયું આજે બુદ્ધિ વધી ભણતર વધ્યા બધું જ વધ્યું સુખ શાંતિ બધા બહારના સાધનો વધ્યા તો પણ આપણને આ વાત પણ એ આપણે સાનાથી વંચિત હતા તો કે એનો સમય કાળ આવે છે ત્યારે થઈ જાય છે અહીંયા આગળ પચીસ વર્ષ નો કાળ આવ્યો પચીસ વર્ષ સમજાયું અને બે હજાર વર્ષ પહેલા બે હાજર ચૌદ વર્ષ પહેલા કહીએ છે જોડેલું હતું બધું અંદર તે વખતે તો તે વખતે સ્થિતિ બહુ એવી હતી જલ્દી પહોંચી જવા જેવું એટલે ગ્રીક રોમન સામ્રાજ્ય આ ચાલ્યું ત્યારે જુઓ બધા બહુ મનુષ્ય જાતિ માનવજીવન ત્રાહીમામ પૃકારી ગયેલું ત્યારે એ આયા તો એ પછી વર્ણન એવું કર્યું છે બધા અમને તો માતાય દિવ્ય પિતા કોઈ જાણે નહીં કા પણ પછી પાછાથી આવું શાસ્ત્રો લખાય ને બધું મૂકું પડે એટલે પછી બધાને સાચું બનાવો અમે તો ઇતિહાસ સાચો લખ્યો છે આવું પણ અહીંયા આગળ કોઈ માયનો લાલ નીકળ્યો નહીં કે હિસ્ટોરિકલ ખરેખર જે બનેલું તે પ્રમાણે એના વર્ણન કરી અને આજે બધાની આગળ મૂકી શકે એ કૃષ્ણ ભગવાનને એ રામને બધાને અને જૈનોમાં પણ કહીએ મહાવીરને મહાવીર ભગવાનના સ્વરૂપે વિતરાક સ્વરૂપે કેવી રીતે મૂકી શકે ના એટલે બૌદ્ધિક પ્રકાશ બહુ વધ્યો આકારમાં પુષ્કર વધ્યો પાર વગરનો અને એને ખોટો નથી કહો દાદાએ જ ખોટો નથી ભગવાન પણ નાખે કારણ કે જગતને માટે ને વિશ્વને માટે સામાન્ય જનજીવન માટે તો એ પ્રકાશ જ છે એ પ્રકાશથી જીવાય છે બીજો રસ્તો જ નથી એને પણ આ તો એ પ્રકાશથી છૂટવું હોય એના માટે એને મૂળ પ્રકાશ ભલે નહીં અને એ પ્રકાશ એ પ્રેમ તત્વ સિવાય ઓળખાણ પડ્યો નથી અને એટલા માટે આવું કુદરતના સંચાલનમાં કુદરતના સંચાલનમાં એવો સમય આવે છે ત્યારે આ બહારના બધા સુખોના સમયમાં એવો સમય આપણે આવ્યો એમાં દાદા ભગવાન આજે આપણે જન્મદિવસ ઉજવીશું કેટલામાં એકસો જે હોય તે એકસો એટલો ત્યારે આવ્યો શું કહ્યું અને ભસ્મગ્રહ ની અસર પચીસો વર્ષથી નીકળી નીકળી આજે કેટલા પચાસ સાહીઠ વર્ષ થયા છે કેટલા થયા જયનો વધારે છોડો ને આપણે ગણિત ક્યાં મૂકવું છે ત્રણ વધારે મૂકીએ ચાલ ને આટલો જ વખત થયો છે અને દાદાનું એકસો ને સાપુ ઉજવાય છે તો આપણે આગળ સારું બનવાનું હોય તાર એના બણકારા પડે કે ના પડે હગવાન ને આવવા માટે કૌશને જરા આનંદ થવો હોય તો એને કહ્યું હા આટલા બધા એને થયું કે હવે વાંધો નથી મારા હું સેફ છું કે છે ત્યારે આ વસ્તુ બને છે તો ક્યુ એટલે પછી બાર મિત્રો ચમત્કાર લેવાઈ જાય છે ચમત્કાર ચાલો ચમત્કારને ઘણી ઘણી રીતે વર્ણવવા પડે છે બધા એટલે પ્રેમ તત્વ મુખ્ય છે વ્યવહારમાં માનવના વ્યવહારમાં અને ખાલી અહીંયા ભારતમાં તો મુખ્ય આપણે પરમાત્માનો પામવા માટે એટલે કે મુક્તિ પામવા માટે જંઘના કરી રહ્યા છે બધા જીવ મુક્તિ શું છે તો સમજવાની વાત બાજુ એ રહી કશું ના જાણીએ છતાં પણ એને બંધન લાગે છે કા પણ આજે આટલો બધો બુદ્ધિનો વિકાસ થયો છે પણ બંધન બંધન સ્વરૂપે લાગે છે એવું આપણને આ સુખના સાધનો નથી રહેતું એ તો જીવીનતા શકે ખૂચ્યા જ કરે તો દાદા ભગવાન આખું જીવન આવું ગયું એ યશદાબ કરેલા તો એમને કશું ના કરવું પડે એવું જ હતું કન્સ્ટ્રકશન ના વ્યવસાયમાં હતા ત્યારે એમને માનનાર એક શ્રીમંત પરિવાર અને એમાંના એ ભાઈઓમાં એક ભાઈ દાદાના મિત્ર થાય પરંતુ એમને એ પરિવારના વડીલો આવ્યું અને તે વખતે અગિયાર રૂપિયા આપતા હતા કેટલા રૂપિયા કે ડોલર દાદા સમજમાં જેવું છે જીવન એમને જીવનની વેલ્યુ શું કહી જીવનને શું સમજ્યા અને કેવી રીતે એમનું થયું એમને જાણી જોઈને કશું નથી કર્યું કે ઘર બનાવ તો ઘર બનાવવાની મહેનત કરે અને પુણ્યશાહી આ મહિનો થયો આપીને છૂટ્યા જાઓ આવ જોવા જેવું જીવનની રીતિ નીતિ બધી અને છતાંય ઘરે બધું બધું સરસ હોય ચાલ્યા કરે બધું છૂટથી બધું આજે બહુ સાધનો થયા હોય છતાં દિલ જોવા જશો જેમ સાધન બહારના વધે ને તેમ દિલ અંદર સંકોચાય સામાન્ય પણ એવું છે હા સામાન્ય પણ જોજો બધે જ આ પરદેશમાં જોશો તો સાધનો થાય પણ દિલ નહીં સંકોચાય કારણ કે એ લોકો બધા અજ્ઞાન સાથેના સહજ જીવનવાળા છે સહજ એટલે કુદરતી જીવનવાળા એ કુદરત શું સમજાશે એવી વાત નથી વિચાર કરનારા ફિલોસોફરો સમજે બધા પરંતુ એમના ડેવલપમેન્ટના કારણે એ ડેવલપમેન્ટ એવું છે એટલે કુદરતી જીવે છે એક ગ્રેડનું બાળક હોય અને પાંચ સાત ગ્રેડનું બાળક હોય બેના જીવનમાં ફેર પડે જ નાય થોડોક પહેલા ગ્રેડમાં હોય અને કેજીમાં હોય ચાલો તો કેજી વાળા ફેરતો પડે ને થોડો પહેલો આવ્યો તો આટલી આવ્યો છું બહુ વિચાર કરતું થયું છે વિકાસ થયો છે સારો બુદ્ધિનો મનનો પોતાના આત્મા સત્તા છે સત્તા વાપરી જાણવાનો આ બધી વાતો ત્યારે પ્રેમ અવતાર અને પ્રેમ સ્વરૂપ અવતાર એવા नाम सजीवन स्वरूपे स्वरूप अवतार अवतार अवतार एवं यश वाला पुरुषो केवा के सारा जीवन एवं रीते जीवी गये ए આ દ્વંદળા સંસારોમાં બે જોડિયાવાળા સંસારોમાં જોડકાવાળું બધું જીવન હોય તે એને સંસાર કહેવાય એમાં એ પોતે એમની બુદ્ધિ એમનો મનનો વિકાસ એવી સ્તર પર હોય કે એ વિશ્વમાં એમનું એકલાનું ચલણ હોય અને એમને એમ કરતાં કરતાં છેલ્લે સમજાઈ જાય છે કે ચલણ મારું ક્યાંય નથી આ બહુ ભૂલથાપ થઈ ગઈ બહુ મોટી આ એમને એવા પુરુષ હોય છે એટલે એ હોય છે બધા એટલે આપણે જૈન દર્શનમાં જૈન ધર્મમાં ખાસ એનું ખાસ વર્ણન હોય છે જેવી રીતે આપણે કથાવાર્તાઓ બધા ધર્મોમાં હોય છે એવી રીતે જૈનમાં જૈનોમાં પણ છે વૈષ્ણવમાં પણ છે અને શિવમાં પણ છે સમજાયું ને આ માનવ જીવન ઉપર બધું આધારિત રહેલું છે માનવજીવન ઉપર અને માનવ જીવન શું છે તો મનુષ્ય માત્ર આ ભૂખ છે કે પ્રેમનો ભૂખ્યો છે પણ આપણે શું સમજીએ કોને માન નથી મળતું એટલે અપમાન બહુ થયેલો છે સીધો સાધો જીવ છે છતાં પણ ના એવું નથી પ્રેમ પ્રેમ શોધી રહેલો છે એવો પ્રેમ કેમ કરીને મને મળે કે નિવળ પ્રેમ હોય એની એક કશું હોય જ નહીં આ દ્વંદ સંસારનો કોઈ ભાગ એમાં ના હોય એ ના એને શુદ્ધ પ્રેમ કયો અને શુદ્ધ પ્રેમ એને જ પરમાત્મા પ્રેમ કયો પ્રેમ અને એવો પ્રેમ આ દાદા ભગવાન જે આગળના અવતારોના પરિણામ સ્વરૂપે પરંતુ એક એમનો પઝલ થોડોક રહી ગયેલો વ્યવસ્થિત એમને હતું પરંતુ એ થોડુંક પઝલ સ્વરૂપ રહેલું તે ઉકરી જાય ત્યારે એમને જોયું કે પછી આ વ્યવહારથી બિચારા ગભરાઈને ડરેલા જીવો કોઈ મળે સાધુ સંત તેઓ મળે કોઈ જટલીને ચાલી હા આ કેવા ભવ્ય છે કેટલા અમને છોડ્યું છે બધું આ શું એટલે વ્યવહાર બધાને આવો થઈ ગયેલો હોય તે દાદા ભગવાનની ભાવના કે આ ધર્મ ધર્મનું પ્રમાણ ભક્તિ ભક્તિનું પ્રમાણ એ બધું ચાલતું હોય એવા કાળમાં હવે આ ગનગોર વાદળવાળો કાર છે બધો સુખના સાધનોમાં હવે એ તો કેવું હોય પરદેશમાં હોય ને અમારા કિરીટભાઈ કહે છે યુએસ માં તડકો બરાબર હોય તો વરસાદ પડે કે છે વરસાદ નહીં નાગ કઈ દીધો સમજે એવા સુખના સાધનોમાં એટલે કઈ રાજે બધું બહુ લખ્યું છે બહુ લખ્યું છે એમને કઈ રાજે દાદાના જે જે શબ્દો અને સત્સંગ એમને સાંભળ્યો શોસ રો એમને ઉતરી ગયેલો અને ઉતરી ગયેલો અને એમને કુદરતે બક્ષીસ આપેલી ગળાની તેમજ દર્શનમાં પણ જે ખૂટતું તત્વ હતું નીકળતાં જ એ ખીલવા માંડ્યું અને મારા પણ નીકળતા દાદાએ એમનું એવું એમનું હું પણ ફિટ કરી દીધું એટલે એમને એમ જ લાગ્યું કે હા દાદા હું છું શું કહ્યું હું છું અમારા નટુ કાકા હતા જરાક માણી બહુ પાવરફુલ તે બધું રે પછી આ બધા જોયું દાદા એ દાદાને ગમે તું હોય બોલે તો ચલાય બધું કોઈ વખતે ઉદાસી નહીં થાય એટલે ઓળીનું નારીની બાજુ નાખતા જાઉં છો મને લાગ્યું તમને ખબર જાણતા નથી અમારા બેને શું સંબંધ છે તે અમારા પ્રાકૃત ગુણોમાં અને એમના પ્રાકૃત ગુણોમાં એક થોડાક વશક મળતા આવ્યા છે વશક એટલે મારખ મારખ એ બેને અમારે મળતા આવ્યા છે એ વાસુદેવી છે અને અમે ખટપટ છે અમારામાં પણ વિતરાક ખટપટ છે કૃષ્ણ ભગવાન પ્રેમ સ્વરૂપે જન્મ્યા એટલે પાંચ હજાર વરસ છતાં એમને ખટપટનો વસ્તુ નથી પણ નટખટ કરવી પડતી હતી એટલે એવું જીવન જીવ્યા એટલે એમને જુએ આ ગરબડીઓ છે ગમે તેમ આમ દીખત સાધો સીધો કશું કરતો નથી પણ હું શું ઊધું છતું કરી નાખી કે સમજાય ભલ ભલા મારેથી એનાથી એ કરે પણ કે એનાથી હું આમાં કરી દઉં પણ પ્રેમને જે ચોખ્ખો પ્રેમ છે એને દુશ્મનમાં દુશ્મન જોયો નથી શું કહ્યું પોતાને મિત્ર સ્વરૂપે છે પોતાના ભાઈ આટલા બધા વ્હાલા છે હમ બલરામ જબરજસ્ત બલવારા તો પણ એમને એમનામાં નથી જોયું પોતાની આટલી રૂકમણીજી પણ એ નહીં પણ છતાં દરેક જોડે એવા રહ્યા છે છતાં સતત બેઠા હોય દ્વારકામાં પણ મથુરામાં પણ શું બધું ખબર પડે એમને છોડ્યા પછી પણ બોલો હું એટલે એમના માટે બધું બહુ લખાયું ઘણું બધું લખાયું અને જય ભીખુજી સાહેબજી તો બહુ પ્રખર જૈન પ્રખર પણ વિચારક પણ જૈનપણાનો આગ્રહ બહુ મોરો હતો બધું એટલો બધો નહોતો એમનામાં જૈનપણાનો આગ્રહ નહોતો અને એમને ઇતર ધર્મ કા જૈનેતર છે એવું નતું એમને બ્રાહ્મણ ધર્મ પુરોહિત ધર્મ અને એમાં શિવપૂજા અને શિવપૂજા કરનારા બધા નામ પાછળ શંકર લખે બાળાશંકર શંકર એ શંકર લખે સમજી શિવ પૂજા પછી પેલા પેલા ગીરી લખે ગિરિ ગિરિમથક વાળા શિવપૂજા વાળા અને વિષ્ણુ પૂજાવાલા કે સમજ આમાં ચાલે બધું સમજાયું ને એટલે શિવજીને વાંધો ને બધું પણ વૈષ્ણવ બહુ ચોખ્ખું બધું બધું રાખવું પડે બધું એટલે આ પ્રેમ તત્વ જે છે એ બધા ધર્મોમાં જે ધર્મનો અને એમાં જે માનવ સમાજનો આખો વિકાસ છે એમના માન્યતાની ભૂમિ ઉપર અને જે વિકાસે કરીને આ સ્તર પર આજે પણ આવ્યા છે ત્યારે આજે પણ સારા વિશ્વમાં એટલું તો બધા બધા વિશ્વ બધા ભાગોમાં સમજાય છે કે કોઈ એવો ફરિશ તો આવશે એ એવો પ્રોફેટ આવશે પણ એ તો પોતાની વિશ્વની લૌકિક ભાષામાં જ વાત કરે છે લૌકિક ભાષામાં સમજાયું અને ભગવાનની ભાષા એક જ છે કે જે બહુ શક્તિશાળી હોય શું કહ્યું એ અંદરથી શક્તિશાળી હોય અને બહાર શરીરમાં હોય એ તો ઓલિયા જેવો શરીર પર હોય ઓલિયો એટલે ઓલિયાને તો બધું બધાને સારું ફાવે બધાને જેમ દડાની માફક રમાડવું હોય તો દડો રમાડીએ એમ રમાડો ઓલિયો પ્રેમ છે આખો પ્રેમ છતાં પ્રેમ પ્રેમ સ્વરૂપ જ રહ્યા કરે છે એટલે શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા પ્રેમ છે એ દાદાએ જ્યારે મહાત્માઓને સમજાયું અને આજે વિશ્વમાં બહાર પડ્યું પ્રેમ તત્વ બહાર પડ્યું આખું તે હજુ જોઈએ એવું બહાર નથી આવ્યું તે આપણી ઋષિબહેને આજે એમને ચિઠ્ઠી આપી કે મારે પ્રેમ વિશે આજે કંઈક કહો થોડું ઘણું કે મને સમજ પડે એટલે એમને મારામાં ક્રાઇસ દેખાયા જીઝસ દેખાયા આ પોપ છે તે મારામાં દેખાય છે મને તો પછી ટોપો પહેરાયો હતો હમ હમણાં ગયા તારે કોઈને ખરું તમે તે મહા મહારાષ્ટ્રનું મને કહે મુંબઈમાં પહેરાયું હતું તે ગાયકવાડ સાહેબની પકડીએ પહેરાવી દીધી ગાયકવાડ પારસીને ત્યાં ગયા પારસી ડ્રેસ આપી દીધો હમ અહીં રાજસ્થાન જઈએ ડ્રેસ આપે જ્યાં દેશ જઈએ ભલે સાઉથમાં ગયા સાઉથમાં બનાવી દીધું પેલુંગી આપી બધું જ આપી દીધું સાથે અરે ભાઈ બધા હશે ફોટાઓ जात जात मनव सील शू शोधी रहना दिल्ली जैसे तो मैंने प्रेम जो है क्या ज्या त्या प्रेम शोधी रहू पी एने प्रेम ने अपने समझी सकी नहीं व्यवहार जोड़े ओने पी पेला हाँ वाचा कर પણ એ તો સારું લાગે ને વાંચીએ તેમાંથી બધું સારું રહેવાનું જ છે કે જેનું વાંચન કરો છે જેવા તેવા પુરુષો નથી હોતા સમજાયું એટલે આપણે ત્યાં આ દાદા ભગવાનની ભક્તિ એ દુષિબેન તમે ભલે દાદા ભગવાન મળ્યા મળ્યા છો ને બોલ ને બોલતો ખરી ના દાદા ભગવાનને હા એને આ અનુભવ થયો છે એટલે પછી કઉ આપના હું જોઉં છું મારો અનુભવ છે તારું મશીન કેમ આમ થાય છે ટેકનોલોજી પણ કોઈ છે ખરું બધા આટલા પાંચ સાત દસ બાર તો રાખો નથી મળે છે આજે બાર એ લોકો કેટલો બધો ઉપયોગ કરે છે બધા મોટું બોલવું નથી પડતું જરાક નહીં બોલે છે બોલો એટલા બધા સાધનો સરસ પછી એટલે આપણે બધો આ દેશ પેલા નીકળી આવેલામાંથી ભલે જેમ જેમ ઘરમાં છે ને તમને તમારી સમજણ પડશે તમે તમારા પર હસો ને ત્યારે સમજાતું જશે નહીં તો આ વિજ્ઞાન પકડાય એવું નથી કનુભાઈ ને કોણ જાણે શું એટલું બધું એ કોણ જાણે તપ્યો તો હશે જ નહીં તો આ બધા ભગવાન પણ એ આનંદ પૂર્વક આનંદપૂર્વક રડવાનું એને રડવાનું કેવાય છે રડવાનું કોણ સમજી શકે કુદરત માં કયું છે કે માણસને આ પાણી નીકળે છે એ તો બહુ સારું છે એ અંદર બધી ગરમી અને પ્રેશર બધા બહુ થાય ને એ પ્રેશરને નીકળી જવા માટેનું એક સેફ્ટી વાલ્વ છે કે એક સેફ્ટી વાલ્વ છે એનું ખોટું નથી કોણ આપણે કોણ બેઠા છીએ છેલ્લા તમારી જોડે પંડ્યા સાહેબ હે હું કેવા માંગુ છું દાદાજી એજ કેવા માંગુ છું આ જે પ્રેમ શબ્દ છે કે જે બધાના હોવા છતાં કોઈના પણ નહીં પાછા એવું જ અદભુત આપનું સ્વરૂપ છે એ સ્વરૂપ ને વ્યક્ત કરવાનું હોય શબ્દ અંદર તો એ શબ્દમાં વ્યક્ત કરતી વખતે મને હંમેશા એક જ ગૂંચવણ થયા કરે છે કે આ શબ્દો જે મૂકાય છે તે યોગ્ય છે બરાબર છે બધાને સમજાશે જો ઋષિબેન એમને પીએચડી કરવાનો અવસર આવ્યો એમ છે ગુજરાતી પર એટલું સુંદર એમનું પ્રભુત્વ બહુ સારું છે મોટા સાહિત્યકારોને મળેલા છે બધા હિન્દી પર એટલું જ છે બંને અને ઇંગ્લિશ પર પણ એટલું છે પોતે સ્ટોં કેથોલિક છે જેવી રીતે આપણે હિન્દુમાં હિન્દુત્વ માનનારા પાક્કા હોય દરેક ધર્મમાં હોય એમ એ કેથોલિકમાં અમે તો સ્ટોન્ચ કેથોલિક કે છે ગીસ એકલા બીજું કંઈ નહીં પછી પાદરીઓ બાદરીઓ એવું કશું ગીસીસ એટલે એમના ચર્ચમાં આ જ વસ્તુ થાય સમજાયું ને એટલે એમને જ્યારે અમને ભેગા થયા અને આ યોગ મળ્યો તો કુદરતી એમને જે કંઈક પોતાનું સેલ્ફનું રિયલાઇઝેશન થયું ને ત્યાર પછી પ્રગતિ થઈ અને એમને એમના બધા અનુભવો આવ્યા સામે ત્યારે સમજાવ્યું કહું આજે કમ્પેર કોન્ટ્રાસ્ટ શું હતા આ બધું થયું નીકળ્યા અત્યારે આપણે શું આનંદ છે પ્રેમ છે આ બધું થાય બધાને થાય પણ પોતાની અંદર હોય કોઈને બં કોઈને કહી ના શકે વ્યક્ત ના કરી શકાય એવી રીતે આ પ્રેમ છે જે શુદ્ધ પ્રેમ છે જે પરમાત્મા પ્રેમ છે એ શબ્દમાં જો એને એના અસલ વિજ્ઞાન સ્વરૂપે માનવજાતમાં માનવજાતને પોતે પોતાની રીતે અંતરથી દિલમાં શાંતિ થાય દિલમાં એને એમ ના લાગવું જોઈએ કે આ શાંતિ કોઈના વસ્તુ મળી કશી બહારથી મળી છે એટલું દિલમાં એ તો બધાનો હક છે એ બધાનો રાઈટ પણ છે મનુષ્ય માત્રનો એને આ શબ્દના માધ્યમથી જ ખોલી શકશે જે હશે તે વાંચશે પોતાનું ડેવલપમેન્ટ ગમે તે સ્તર હશે પણ એ વાંચે તો એટલે તમને આ પીએચડીમાં આ વિષય લેવાનું મન થયું એ તમને અંદરથી જ પૂર્યું પીએચડી કરવાનો બહુ પહેલાથી નિશ્ચય કરેલો કારણ કે આ કેથોલિકમાં અને ક્રિશ્ચન ક્રિશ્ચાનીટીમાં ભક્તિ બહુ સુંદર હોય છે એમને ત્યાં ફાધરને બધા અને નન્સ એટલે કે સાધ્વીઓ એ બધા હોય છે તે ભક્તિ બહુ વિશેષ હોય છે એમને બાળકોથી માંડીને બધાને બહુ સુંદર રહેવાનું અને ચર્ચમાં જાય તો પણ એ જ મુખ્ય હોય છે ભક્તિ ભક્તિ તો એમાં કુદરતી રીતે જીસસ ક્રાઇસ્ટ ને લીધા તો પ્રેમની મૂર્તિ લીધા જ ને માણસ ની જાતે ભૂંડું કર્યું એના કરતા ભૂડું કર્યું પણ આવા પુરુષો હોય છે એમને યશ હોય છે ને એટલે એ પછી એ દેહ એમ કે હવે આમ આ ખલાસ થઈ ગયો છે એને ખાઈ જાઓ આપણે બાકી એવાય માણસો છે કશું કહેવાય નહીં હે અમારા કવિરાજ આટલા પ્રખર જૈન છતાં એમના મુખ્યત્વે અરે અત્યાર તો સમાજ એવો થઈ ગયો છે બધો કે જે આજે હાચે હાથ મારી મારી રહેવા ને તો એમનું શાક કરી નાખે મેં કહું જૈન આપણે બોલાવા તમારા મોડે અરે દાદા એટલે આપણા નીકળ્યું છે આ બધું બધું જ છે કોઈને છોડાય નહીં આજે શિવજી અમે ઘણા પૂછીએ શિવજીને માનનારા કે શિવજી સાક્ષાક આવે અને તમને હોય અરે આવો આવ ના ના બરોબર છું એને એ સમજાય નહી કે આ કોબરા શું છે તે ક્યાંથી સમજી શકે એ ના સમજી શકે સમજે કૃષ્ણ ભગવાન આ બધી આ વાત છે ભક્તિ છે બધી ભક્તિ નથી આવું ને એ તો છે જ હજુ અને ભક્તિનો યુગ ચાલી રહ્યો છે આ તો એટલે આ પાંચ આજ્ઞામાં બીજું કશું જ બનતું નથી ઋષિબેન કે આપણે જ અંદર આપણું શુદ્ધાત્માનું જે પ્રેમનું સ્વરૂપ ખુલ્લું થયું છે અને એ બીજ પડ્યા પછી એ પ્રાઘરી રહ્યું છે આખું વિશ્વમાં ઉદ્યાનમાં બાગમાં આપણે સારામાં સારો છોડ વાવીએ છીએ પછી ઊગી નીકળે છે ત્યારે કેવું આ બધાને ગમે છે જોવાનું હમ એની મેં એટલે ખરી રીતે તો આ અક્રમ માર્ગમાં જે આપણને કરતા પણાથી મુક્ત કરાવે છે અને આ કરતાપણાવાળો વ્યવહાર બાકી રહ્યો આપણો એ દેખીતા વ્યવહારમાં કોઈ કોઈ વખત આપણને ભાષ્ય પેલો આગળનું નીકળે છે કચરો નીકળે છે ભાવ ભરેલો નીકળે છે મારો આગળ કરતા પણ થઈ ગયેલું જામી ગયેલું એ નીકળે છે બધું છોડે જ નહીં કોઈને કઈથી આવે જુદી જુદી રીતે દાદા ગમે તેવામાં લે ગમે તેનું સમજાયું તો પણ એ પોતે પોતાની રીતે બહાર નીકળીને બધું એને પોતાનો પોતાને હાચો ઠરાવવા માટે બધું કરવા માટે જાત જાતનું હોય છે જાત જાતનું હોય છે બધું જ એટલે કવિરાજ એટલા ખુશ થઈ ગયા દાદાને જોઈને એમની વિતરાગતા એમને એમને પોતાને અનુભવ થયો કે આપણને શંકા થાય છે દાદા માટે તો દાદાને ખબર પડે છે પણ આપણને ખબર નથી પડવા દેતા શું કહ્યું દેતા એટલે પછી પેલા હાસ્યમાં એમને લખી નાખ્યું બે લાઈનો એટલે બોલ દે તમે તો એવા બોલો છો ને છોકરીઓ ના ભૂલ વિપરી બુિ ની શંકાદુ વિપરીતા ચોપડી બુદ્ધિ ની શંકા તે સુણતા જય બીજાદુથી કરિયા થતા અમ ને નથી દંડ્યા ન કરિયા ભેદ હું તો આ પદને તમે शुद्ध प्रेम अवतारित स्वरूपे मनुष्य में मानव में मा परमात्मा प्रकाश से जगृत थायु कोई था निमित्त था हो आज मानवदेह कर मनुष्य देहना परमात्मापणू एम खुल्लू थे जाते बोलते नहीं देहधारी परमात्मा छे बदूज परंतु महात्मा वगैरह कहे कि एम्या है एमने पम् बनरल में न बोलाए ये સર્વજ્ઞ છીએ અમે આ કાળના સર્વજ્ઞ છીએ પરંતુ વિચારકો રેશનાલિસ્ટ બધી જ રીતે બુદ્ધિશાળીઓ શાસ્ત્ર જ્ઞાનીઓ પંડિતો પૂછે કે તમે આ કળિયુંક છે અને કેવી રીતે પોતાને સર્વજ્ઞ કહી શકો છો હા હેમચંદ્રાચાર્યજી જે જૈન ધર્મમાં થયા હતા બ્રાહ્મણ પ્રખર બ્રાહ્મણ હતા પરંતુ જૈનમાં બહુ આચાર્યપદ પામ્યા એટલે એમને કલિકાલ સર્વજ્ઞ એવું પછી બિરુદ આપ્યું હંમેશા દરેક ધર્મમાં આવું હોય જ પોતાને કંઈ નું એમને કંઈક આધાર લેવાને કંઈક જોઈએ છે સમજ પણ આ કળિયુગમાં હોઈ શકે જ નહીં બુદ્ધિ નહીં એટલી બધી શાખાઓ છે પછી વળી મહામ છે પણ આપણે સામાન્ય આપણે મોક્ષ જવાનું હતું તો બહુ સારું છે સીધા સાધા બધા છીએ એટલે કે બુદ્ધિ શાકા કોઈ જગ્યાએ અટવાઈ જાય નથી પણ છે ખરી પકડી પાડવી પડશે બધી જ એક એક આપણે પોતાનું ઓડિટ ન કરતા બહારથી ટેવાયેલા છીએ કરવા જઈએ છીએ એવું થઈ જાય આ અમે બધા અનુભવમાંથી નીકળીને કહીએ છીએ પરંતુ છત્રછા એટલી પ્રબળ હતી અમારા બધા પર અમારા બાપુજી એટલે પિતાજી મારા પાંચ ભાઈઓ ત્રણ બહેનો પણ દાદાએ પોતે હીરાબા બાબો આવ્યો જાણે કે આઈને દર્શન આપીને જવાનો હોય બેબી આવી તો કામ થયું બધે તો હીરાબા છે આખી જીવન જીવ્યા ખૂચ્યા પણ કે ના મારે આ એ જોવા જેવું હતું અને એમનું હીરાબાનું દાદાએ શું એ વસ્તુ થઈ બની આ બધું કેવું હોય છે કે આગળના સંજોગો બધા આવે છે પ્રગટ પણ એ ખુલ્લી છે શરીર છે છતાંય પણ શરીરને દાદા કહ્યું કે અમારા શરીરને અમે વિતરાક છે એટલું ના કહી શકીએ કારણ કે અમારો પણ વ્યવહાર છે અને તમારો પણ વ્યવહાર છે અમારો વ્યવહાર અમારા લેવલે બાકી છે તમારો વ્યવહાર તમારા જ્યાં જ્યાં છે લેવલથી ઊંચકો આગળ આવો સીધી વાત છે એટલે એમના ચાર અંશ બાકી છે એના માટે પણ કહ્યું છે લઘુત્તમતા એ બહુ મોટું લક્ષણ છે પ્રેમનું સુપ્રીમ પરમાત્મા સ્વરૂપે આજે હાજરા હાજર બધાને અનુભવમાં સ્વાદ આવે એવું એ વિતરાકતા એ વિતરાગ વગર નથી હોતું જેટલા અંશે વિતરાક હોય દરેકને અનુભવ થાય છે પણ એટલા અંશમાં હોય છે પણ એટલું છે ને સાબુત છે એટલે એનો આનંદ મળે છે એ આનંદનો આપણને કમ્પેર કોન્ટ્રાસ્ટ જરાક કાચા પડી જઈએ છીએ એ બહુ હોય જાણીએ બધા જ તમે મને મને માનો પણ હું જાણું ને હું સારી રીતે જાણું સમજાયું ને એટલે છે ખરું પણ એને અછે જ આનંદ આપણો માર્યો આ વસ્તુ જેટલું મારા પણ આખું હોય ત્યાર પછી જે સ્વાદ આવે છે એમ નથી આવતો મારા એટલે પ્રેમ તમે પ્રેમલક્ષણા ભક્તિ ઉપર બેન પીએચડી ડૉક્ટોરેટ કરી રહેલા છે સુરત યુનિવર્સિટી યુનિવર્સિટીમાં કિરીટભાઈ અને એમને પ્રેરણા મળી પરીક્ષા એપ તરફથી નહીં તમને સૂચન કોને મળ્યું ખીલ્યા છે એ બ્રાહ્મણ છે કેવા ખીલ્યા છે જુઓ તમે જયેન્દ્ર કલ્યાણ આજે પંદર સત્તર વર્ષ થયા છે એમની જોડે ટચ આવ્યા એટલે ત્યાર પછી એમના એક એક નૃત્ય નાટિકાઓ કરતા જાય છે દરેક વર્ષે વાર્ષિક પ્રોગ્રામોમાં એ બધામાં આજ્ઞા વણીને એવી અત્યારે મહાત્માઓ ખુશ થઈ ગયા છે બધા બધા ખુશ થઈ ગયા છે બધી જ રીતે એટલે અમે એમને સૂચન કર્યું કે આપણે આના પર કરો આજના માનવ સમાજને બહુ જરૂર છે આ પણ એમને એમ કે કેવી રીતે બહારમાં આવ્યા રિસર્ચ તરીકે રિસર્ચ તરીકે તમે તમારું અનુભવ પ્રમાણ આપજો મેં મને આવા પુરુષ મળ્યા તે આ પ્રમાણ આપવું આપી શકો છો અને એમને જે એવા અદ્ભુત પરમાત્મા પ્રેમ સ્વરૂપ મળ્યા તે એ આપવું એમાં કવિરાજનું પદ લો એનું વિશ્લેષણ કરો એક બે ચેપ્ટર જેનું એ લઈ લેજો તમે અને એમ કરીને વિકાસ કરજો હમ દાદાજી એક જ પ્રાર્થના એપિલોગમાં हां दादा जी एकच प्रार्थना आपने करू छु के मने यथात शब्द प्रयोग करवानी की ए... प्रीलोग में पर सु केचे अगर ना ने सु केचे विशेष एपिलॉग तो पाछणू ने हां और अगर ना ने अच्छा पैराग्राफ हां किरिड सु केच किरिड बे प्रोमुखक ए प्रोलॉग प्रोलॉग प्रोलॉग केचे પ્રોલોગ તે બંધારણ પહેલા શરૂઆતમાં આપી દેવાનું હોય અને પ્રેમ શબ્દ એક હિન્દીના પ્રોફેસર ભગવાન દાસ હતા ભગવાન દાસ અમદાવાદમાં હતા એટલે એમના હિન્દી હતા એટલે હિન્દીમાં લખ્યું દાદા ભગવાનને મળ્યા અને એમને અનુભવ કર્યો સ્વાદો ચાખ્યો એમને કે પ્રેમ કી પરિભાષા તમારી હિન્દી છે એ લઈ લેજો તમે મેળવી લેજો અમદાવાદ ઓફિસમાં લખજો મોકલી દેશે કે આ મારું આ ચાલે છે એમાં મારે આ જરૂર છે એક અને કવિરાજનું આ પદ ખાસ લેજો નિખાલસ હાસ હૃદય ખાસ લેજો તમે હમ એટલે એ તો બરોબર છે આ કાળ માં તમને જે અનુભવ થયો તે લખવાનો મારો અનુભવ છે जे निमित्त मारों अनुभव है ये निमित्त परमात्मा अनुभव है युक उल्लेख आप दे मनव स आ भारत में आटो बदो विशा सामज है एम हूँ जाते कैथोलिक क्रिश्चियानिटी धर्म में फॉलो करना चुँ परंतु आ जाए मैंने रिअलाइजेशन थरा आईनु હું એ માય હું કોણ છું અને આ જે લુસી કેથોલિક ક્રિશ્ચાનીટીનો ધર્મ પારે છે તે લુસી મારી ઇમિજિયેટ ક્લોઝેસ્ટ નેબર નેબર છે ક્લોઝેસ્ટ અને નેબર રિલેશનને જ રિલેશન કહ્યું આ મિત્ર મિત્ર ભાવે આજે બહુ ક્લોઝ કહ્યું છે પણ એમાં પણ આપણે મળતું નથી બહુ મુશ્કેલ છે એમાં દ્વિધા બહુ છે લોકોને ક્યાંથી મળે મિત્રમાં મિત્ર મળે જ ક્યાંથી અલ્લે તમે તમારા મિત્ર ના થાવ કે જે ક્યારેય પણ તમે તમારી પોતાની શત્રુતા ના કરી શકો તો જ તમે તમારો ઉત્તમ મિત્ર બની શકો છો એટલે આ પ્રેમલક્ષણ ભક્તિ વ્યક્ત થવામાં ઉત્તમ મૈત્રી એ માનવ સમાજમાં એમાં બેન ભાઈ સ્ત્રી નારી એવું ભેદ નથી જોવાતો પણ આ બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે કૃષ્ણ ભગવાનને હતું એ કાળ જ એવો વિચિત્ર હતો બહુ વર્ષમાં હતો કાળ અહીંના જેવું તો બહુ વધારે તે વખતે બહુ ઓર્થોડોક્સી હતી પુષ્કળ અને આજે કંઈ ઓછી નથી થઈ અમુક અમુક જગ્યા પોકેટોમાં આ તો શહેરોમાં સારું સારું રહેવાનું મળ્યું એટલે આ બધું આવું છે ખ્યાલ આવે ને એટલે લેજો તમે એમનો ભાવ થયો સુરેશભાઈ કે હવે ચાલે છે તો મારે કેવી રીતે બહાર આવે લગભગ ઘણું સારું પ્રગતિ કરી છે એમને ઘણી થઈ છે અને બધા ઘણાને મળે છે પણ ખરા તો આ રીતે આપણે હું શુદ્ધાત્મા છું એ પરમાત્માનો પ્રેમ સ્વરૂપનું બીજ પડ્યા પછી જે પાઘર્યું છે આપણા બધામાં અને આપણા જ વ્યવહારોમાં પસાર થતાં થતાં એ બીજ બહુ સારી રીતે પોષણ પામીને બહુ વધારે વધારે પુષ્ટ થતું જતું જાય કે જેમાં ક્યારેય પણ ગઈ પણ આવે કયા જ જોવાની હોય સમજાયું ને જેને જન્મ ના હોય એને મરણ ના હોય એવી એને જુવાની જુવાની કહેવાય છે સમજાય આ દેવોને પણ જન્મીને જ બહુ થોડા સમયમાં જુવા જુવાની મળી જાય છે અને કન્ટિન્યુઅસ જોવાની આખા લાઈફ કેટલા લાંબા આયુષ્ય એ લોકોના પરંતુ એ જોવાની કરવામાં મળે છેલ્લો જ વખત આવે છે અને છેલ્લો વખત દેવ શરૂઆતોના બે એટલા ટૂંકા ગાળા હોય છે મહિનાઓમાં બહુ ટૂંકા ત્યારે આ પછી લાગે છે કહું આ બધું મને સદાય તાજું ને તાજું રહેતું તું કરમાવા લાગ્યું ગભરાય તો હવે મને બધું દેખાય છે તો મારો ઉપયોગ મૂકવું હું ફોકસ કરું કે હવે આ થયું છે આ બધા સુખ જવાનું છે તો પછી આગળ ક્યાં જુએ અને યોગાની યોગ એવો યોગ હોય કે એના ક્રમ વિપાકમાં આગળ એને જવાનું હોય તો તિરંશમાં જવાનું હોય બની શકે છે બધું જ શક્ય છે પ્રોબેબિલિટીમાં એટલા માટે વિતરાગ કહ્યું કે પ્રોબેબલ ઇમ્પ્રોબેબલમાં પડશો જ નહીં ના પડશો તમે શું જ્યાં સુધી તમે આજે એ બેની બહાર નીકળી ગયા નથી ત્યાં સુધી એમાં પડશો નહીં અને નીકળી ગયા પછી એ જ્યારે બુદ્ધિ જોર કરતી હોય એમાં રહ બની શકે છે તો બની શકે એટલે સ્યાદવાદ નહીં અમુક મેં તો સારા વિચાર કરતા જૈનોને મેં જોયા છે થોડાક કે આ સ્યાદવાદ શું પ્રોબેબિલિટી ઇમ્પ્રોબેબિલિટી બેની વચ્ચે બેલેન્સ ખોરા છે એમ કે છે શું કે છે માણસોને કેમતું સમજાવો તમે શું સ્યાદવાદ એટલે બીજું કશું જ નહીં કે આખા વિશ્વના માનવ સમાજ માત્રના માત્રના હમ એટલે દ્વંદ્વ સ્વભાવમાં કોઈ પણ પ્રકારે હોય એ બધા જ એમના દર્શનમાં બધા જ સમાયેલા છે અને જ્યારે એમને પ્રશ્ન કરવામાં પૂછવામાં આવે અને જ્યારે એમનું ઉત્તર નીકળે ત્યારે બધામાં એ સમયેલા તરીકે જ નીકળે છે પરંતુ વાણી વ્યવહારથી નીકળે છે એટલે વ્યવહારમાં હોય એટલે દરેકને પોતપોતાના વ્યવહાર એ રીતે બધાને જાય સમજાયું ને જરૂર જાય અને દરેક પોતાના જ વધારો પોતાની આગળ એને જ્યારે બુકત મળે એવું થઈ જાય ને ત્યારે એટલે ગૌ વાત બહુ આનંદ આવ્યો મને બહુ ફાય ગયું વાકે છે અને ગેડ પડી કહેવાય છે અનુભવ પુરુષની અનુભવ વાણી જાય અને ગેડ પડે દાદાની વાણી બધા આપણે બધી ઘણી બધી સાંભળી છે એમાં ગેડ એટલે કે થઈ ગયું સમજી ગયા સમજણ સમજ કોઈ પણ સિદ્ધાંત હોય સમજણ પછી જતી ના રહે સમજ પડી જવી જોઈએ એટલે દાદા કહે છે અમે જ્ઞાની પુરુષ તમને કશું જ કરતા નથી જ્ઞાન દીક્ષા પ્રયોગમાં બેસાડીએ છીએ એમાં અમે કશું કરતા નથી અમે ક્યારેય આખા પ્રયોગ દરમિયાન કશું ના કર્યું હોય પણ બને છે આ પણ બને છે એમાં આ એમ પટેલ શરીર રૂપે છે આ કનુભાઈ શરીર રૂપે છે ત્યાં સુધી અમારી શું અમે અમે અમે દેવામાંથી છૂટવા માગીએ છીએ અમને જે મળે તે અમારું દેવું ચૂકવાય છે અમે કહીએ કે આજે બધું અમારું લેણું ચૂકવાઈ જશે તમને હા પણ તમે હાથવી રાખજો હવે નવું કંઈ કોઈને દેવું ઊભું ના થાય અને લે લેવાનું ના રહે એવું તમે જીવી જાણજો એટલે પછી સમજણ આપી દે છે સમજણ આપે છે એ પાંચ આજ્ઞામાં આવે છે બધી આખી ખ્યાલ આવ્યો કે નહીં આપવી જ પડે એમનો વ્યવહાર બધો ચોખ્ખો થયો પણ આપણને વ્યવહાર બધો રહીને પછી આ મળે છે એટલે આ તમારા પ્રેમ માટે આવું છે પરંતુ એ કરશો તો પાંચ આજ્ઞા મુકાશે નહી પરંતુ એને તમારે થોડું સમજાવવું પડે વિસ્તારથી એટલે એટલું કરી શકો તમે કે આ દાદા ભગવાનની પાંચ આજ્ઞાઓ છે તે આજે જેની પાસે દ્રષ્ટિ છે દ્રષ્ટિ एट्टि में रह छता क्यापण सृष्टिमय ना थाय पर आखी सृष्टि ए दृष्टि में अरीसा में जम अपने देखा यी रीते प्रतिबिंब पमे पोतेज एनु प्रतिबिंब पमें सृष्टि कई सृष्टि तो कि हा જે હું મનુષ્ય રૂપે જે હોઉં તો જે નામધારી હોય તે હું પ્રતિબિંબ પામે એટલે તો બધા પછી ભગવાનને પૂજે એટલે સર્વસ્વ મૂકજો એમાં ક્યાં આવી જશે હમ એમાં અર્પણતા આવશે આ એ બધું એક બે અમુક લેજો તમે વાતો કરજો ને બધે અને પરીક્ષા એ કરી શકો છો વાત તમે હમ આજે એમનો ભાવ હતો હવે લગભગ ઘણો પ્રગતિ કરી છે એમને પ્રેમલક્ષણ ભક્તિ ઉપર આ કરી રહ્યા છે તે કીર્તિભાઈ કિરીટભાઈ સમજા ને એ લખી કરી રહ્યા છે એટલે તમારે તો હજુ હવે પ્રવેશ બધું છે વિચાર તો હું કરો છો સાયન્સના જો વિજ્ઞાન છે ને વિજ્ઞાને કરીને એમને મને થોડુંક આપ્યું હતું પાછું એટલે હજુ તો એમની બાબુ સારું એવું છે કિરીટ મહેતા અમેરિકાથી આવ્યા છે તે પણ હજુ ધીમે ધીમે મળ્યા છો અચ્છા તો એના માટે આ વાત છે તો આજે મહાત્માઓ આપણે પર્યુષણનો આ દિવસ છે તો આજે વ્યવહારથી પણ વ્યવહાર કરીને આ કનુભાઈ જે છે અને એમના પરિચયમાં જે જે કંઈ આવ્યા હશે અને અમારો તો અનુભવ એ ભગવાનની અપાર કૃપાથી પરંતુ આ શરીર સાથે રહી રહી અને મનોરબા સાથે રહી રહી અને અમારા બધા સંબંધો સાથે રહી રહી અમારા દિગ્ બિપીનભીન છે બિપિનભાઈ છે સોનલબેન છે અમારા મહેન્દ્રભાઈ આજે આવ્યા છે દાદાના બહુ વાલા હા દાદાના વાલા અમારે જો અમારા જો મોક્ષમાં કેટલા શાંતિથી બેઠા છે એટલે કહ્યું એમનો મોક્ષ થઈ ગયો છે રણછોડી સાહેબ એ કેટલા શાંતિથી ટોટલી તમે ગમે તે લુવા જ ના એમ દાદા બહુ એના જો કંઈ નથી તમે જાઓ અને ખરેખર બહુ અનુભવ લઈ રહ્યા બહુ આનંદમાં રહે છે કાયમ કશું કરું આજે એમને અમારાથી બે વર્ષે મોટા કહેવાય એમને છાશી થયા છાસ છાસી પૂરું થયું જાન્યુઆરી માર્ચમાં હમ જુલાઈમાં એટલે સિત્યાસી હું બેઠું અને પેલા અમુભાઈ એમના ભાઈ આવ્યા છે તે માઈ જોડે દાદા જોડે એમના પિતાજીએ દાદા જોડે શંકરભાઈ બધા આટલું બધું પણ દાદા જ્યાં કહે એમને ચા પીધી હોય ને તો પણ એના તો ઉપકાર નહીં બોલાય દાદા એક અમથું બોલાયા હોય ને આપણને તો પણ કેમ કર્યું ઉપકાર બોલાય અને આપણે આજના કળિયુગના વ્યવહારમાં આવ્યા છીએ અને જે આગળથી લઈને આવ્યા છે એમાંથી નીકળવું કેટલું અઘરું છે કો તમે જોઈ લો કેટલું અઘરું છે દાદાએ કાઢ્યા છે રહી શકાતું નથી આજે બહુ મુશ્કેલ છે એટલે પોતાના જે સર્કલમાં જ્યાં વ્યવહારમાં બેઠો છે એ સર્કલને એટલું પહોંચી વર્ત બહુ થઈ ગયું અને ખરું સર્કલ તો આ મન જ છે એની બહાર નીકળવાય નહીં પણ શું કરે કરે હું આ કહે છે કે મારું પેલું છોકરું છે જ મને ખેંચ્યા કરે છે પણ ના ખેંચ્યા શું કરે તે ખેંચી રહે એને શીખવાડેલું તો કઈ જાય પછી એ શીખવાડેલું જાય કઈ એટલે જ્યાં જ્યાં નજર મુકાય આપણી વ્યવહારમાં કોઈના પણ સમજી લઈએ કે આપણે આ આ વ્યવહાર સ્વરૂપે આવ્યા છીએ શરીર બધાના જુદા હોય નિમિત્ત આવે ને નિમિત્ત વગર કઈથી આ વ્યવહાર આજે આજે આપણા સંબંધો છે સંબંધોને એકબીજાને પત્ર વ્યવહાર કરવું હોય તો આ હોય પણ પત્ર પહોંચાડીએ તો આપણે કોને કોને પહોંચાડવા જઈએ મારે અહીંથી અમેરિકામાં હોય બધે ખૂણામાં તું ક્યાં પહોંચાડવા જવું લખે ને બધી વ્યવસ્થા છે આપણે બધી વ્યવસ્થા છે પણ ઈન્ડિયામાં આ તો વ્યવસ્થા હતી બહુ સારી હતી કે ટપાલ બિચારો એને પગાર તો કેટલો મળે જેમ તેમ એનું ઘર ચાલે જેમ તેમ મહામુશ્કેલી બીજી કમાણી કરી પડે થોડી વિચારો ફરતો ફરતો બધે જ જાય અને ઘર ઘરે બધે જાય ગામડું નાનામાં નાનું હોય શહેર હોય કે શું હોય એના હાથમાં જેટલું આવ્યું હોય એટલું તો આપણે ટપાલીને ભણીએ કોઈ કોઈ ભણવા જાય તો એ શકાય છે બે જાતના બધા જાતના સમાચાર આવે એમાં નિમિત્ત છે નિમિત્તે આપણે જ આપણો વ્યવહાર આપણી સામે આવે છે આ સમજાયું ને અને આપણે એ નિમિત્ત સ્વરૂપે જ એને સ્વીકારવો જોઈએ નહીં તો નહીં થઈ શકે હું સ્વરૂપે નહીં હું સ્વરૂપે નહીં શિરજભાઈ શું કહું છું આપભાઈ ના કહે છે હું સ્વરૂપે નહીં પરંતુ નિમિત્ત તરીકે હરીશ હરીશ નિમિત્ત તારો વ્યવહાર આવ્યો એટલે એ વ્યવહારમાં તારે વ્યવહારથી બોલવાનું આવે કારણ કે નિમિત્ત છે તે ઘણી વખતે પૃછાએ કરીને આવે તો પૃછાનો જવાબ આપવો પડે હં અને આપણે સમજાતું ને ગુજરાત વાંચવાનું આવડતું ના આવતું કે મને વાંચી બતાવે તું હા ભૃત મને સમજ પડે તે વાંચે આવે તો વાંચવા સ્વરૂપે આવે તો આપણે હા સ્વરૂપે નિમિત્ત સ્વરૂપે જ રહેવું પડે સમજો પછી જવાબ આપવા એ પૂછ્યો કે તે હા કર્યું આમ છે મને આમ સમજાવ્યું તો એ નૈમિતપણે થઈ ગયું આપણે આપણે જ રહ્યા આપણે આપણે જ રહ્યા સમજ્યું ત્યારે આપણું હરીશભાઈનું નિમિત્ત એ અંદરથી શુદ્ધ પ્રેમની સુવાસ પામશે ફોરમ પામશે અને એ હરીશે ખીલે પછી એટલું એટલે આપણું ફાઇલ ખીલે એમ કહેવાનું છે હમ ખેતરના માલિક છે સો બસો પાંચસો વીઘા જમીન છે એ મોટું હોય અને કેટલું પછી ધ્યાન આવે છે એક નાના ઠાકોર જેવું સરસ જીવન જાય છે બાકે માણસો કામ કરે છે બધા પણ જે જાણકાર હોય અનુભવી ખેડૂત તે જાણે કે બધું છે આ બધું ડાંગર પૂરવી છે ઘઉં છે બધું શું જુવાર બધું પણ જવું ત્યારે એ બધા ક્યારે વ્યાપાર કર્યા હોય પણ મારે મારે એક ફરી અને નજર બધા પર નાખી દેવી પડે આ નજર એ ખેતર ખેડૂત એ બેનું એવું એનું એકબીજાને મેળાપણું છે કે જે માને બાળકને હોય ને એ પેટ્રોલનું છે એટલે જગતમાં માને બાળકના પ્રેમને જ એ નિરવ્યાજ પ્રેમ કહ્યું શું કહ્યું એટલે કોઈ અપેક્ષા નહીં અપેક્ષા નહીં હકીકતમાં જોશો એમ જ હોય પરંતુ રાગદ્વેષ આપણા પડેલા છે એ રાગદ્વેષે કરીને હોય અને આપણને પણ એ રીતે હોય તો એટલું તો રહ્યા જ કરશે પણ હકીકતમાં અંદરમાં નહીં દિલમાં નહીં દિલમાં એટલું બધું નહીં હોય એ બધું માથાને એના બધી ચાલ્યા કરે બધું સમજાયું ને एट मतृप प्रेम ने आज विश्व में वखाड़ी लो पितृप्रेम एज कहवा ये परम पिता होमन प्रेम अपने मानिए कि जेमा एवं परम माता स्वरूप वात्सल्य मिले वात्सल्य कहूँ ए प्रेम ने वात्सल्य संबंध वात्सल्य रिलेटिव भाग में आए थे रिलेटिव भाग में શુદ્ધ પ્રેમે કરીને હોય છે એ જ કોમ્યુનિકેશન વ્યવહારમાં માણસોને એકબીજાની સાથે રહેવામાં એ આખું કોમ્યુનિકેટિવ મીડિયમ છે એ પ્રેમ તો જ આપણને પરમાત્મા પ્રેમ સ્વરૂપ સદાય કેવી રીતે હોય છે એ સમજાય સમજાયું ને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ત્યાં રહેવાનું જ છે અને છેલ્લું શરીર આવે અને આપણું એબસોલ્યુટનેસ ખુલ્લી થઈ જાય અને ખુલ્લે થયા પછી પણ શરીર રહેવું ને એનું અને એના આનંદ સ્વરૂપને પરમાનંદ સ્વરૂપ રહ્યા કરતા હોઈએ પણ એ પરમાનંદ ખુલ્લે ખુલ્લો ઉઘાડો થયો નથી કારણ કે આ કપડું શરીરને ઢાંકેલું છે એવું શરીર છે શરીરના પાંજરામાં છે એટલે આયુષ પૂરું થતાં જ એ પાંજરું એક બાજુ રહી જાય છે અને પોતે નીકળી જાય છે ત્યાં એ પરમાત્મા પરમાનંદ સ્વભાવ ખોલ બધું કાયમ ત્યાં જ્ઞાતા દ્રષ્ટા નથી હોતું એવું નથી પરંતુ એમને કોઈ જાતનું ત્યાં ક્રિયા જ ના હોય ને શરીર હોય છે એટલા જ ભાગમાં છે શું કહ્યું બ્રહ્માંડ પ્રમાણથી છે બ્રહ્માંડ પ્રમાણથી સારો દેવલોક બધો જ આવી ગયો અંદર સ્ત્રીને પુરુષમાં ભેદ નથી પરંતુ પરમાત્માને પહોંચવા માટે સમજવા માટે એ પુરુષ આકાર ને એ બ્રહ્માંડ સ્વરૂપે બતાવ્યો છે આ જૈનોમાં હોય છે બતાવે છે એટલે આ આકાર છે એટલે આખું બ્રહ્માંડ એ સંસ્થાન કહેવાય છે જ્યાં આખું પૂર્ગલનું પ્રમાણ હોય છે બધું સંસ્થાન એટલે પુરુષ સંસ્થાન કહ્યું એને શું કહ્યું પુરુષ સંસ્થાન સમજાવવા માટે શાસ્ત્રમાં લખ્યું છે એટલે શાસ્ત્રમાં એના વર્ણનનો કરે સમજણ તો પાડવી જોઈએ ને એટલે શાસ્ત્રમાં એને એવી રીતે વર્ણન કર્યું કે કોણ હોય કોન તો કોણ તો સરદાર ઉપર માથે હોય ને આમ નીચે આવો હોય છે સમજાયું એટલે એને વર્ણન કરવા માટે દેવ લોકોનું વર્ણન કરવા માટે નીચે આમ પૌરવ બતાવે અને આ ઉપર નહાકડો કરી નાખે સમજે અને પેલું પાચાલ લોગનું બતાવવા માટે જેમ નીચે જાય તેમ સિવિયરિટી વધે અને આમ ઉપર જાય તેમ સુખ બહુ વધે સુખ બહુ વધે પુષ્કળ વધે પરંતુ આ મારા એટલું બધું અળવું પડી ગયેલું હોય એમને કશું જોઈએ નહીં જોડે કશું પોતે જ પોતાની રીતે પણ એ કેવા અમુક બહુ હાઇસ્ટ પ્રકારના હોય એટલે પોતે જે એક કે બે અવતારમાં છૂટવાના હોય એવા જ જઈ શકે નહીં આ તો અમુક લેવલથી બંધ થઈ ગયું છે આગળ એ પુણ્ય જ કોઈને હોઈ શકતા નથી નીચે પણ એટલું બધું નીચે ઇન્ટેન્સિટી સફરિંગ કરવા માટે નથી રહ્યું અમુક લેવલથી જવાય છે સમજાયું એટલે નીચેનું શું છે તો ગૂંધું અહીંયા નાનું અને મોટું એટલે વચ્ચેનો મોટો ભાગ એટલે આ મૃત્યુલોક બહુ મોટો છે આ પૃથ્વી તો છે ને આ મધ્ય લોકમાં તે આપણે તો આખો આટલી દુનિયા કહીએ છીએ આટલા બધા થઈ ગયા એક ટીપું કહેવાય ડ્રોપ જેવું છે વધારે નથી એટલું બધું વિશાલતા છે બહુ મોટી વિશાલતા છે સમજ તે આ લોકો કેવા મથામણ કરી રહ્યા છે રોજ કંઈનું કંઈ મૂકે છે અને પેપરોવાળાને કમા કમાણી જોઈએ ટીવી વાળ કમાણી જોઈએ અને એમાં એમાં આપણે આટલું સરસ અહીંથી સમજવાની જરૂર છે વ્યવહારોમાં સંબંધોમાં એટલું જ એને પોતે પોતાને જ ઓળખશે પછી કોઈને એને જુદો ભેદ નહીં રહે ભેદ નહીં જરાય ના જ્યાં નજર મૂકે ત્યાં આપણે પોતે પોતાને દેખાય શું કહેવાય દેખાય પણ દેખાવા માટે કંઈ હોવું તો જોઈએ ને વેક્યુમ તો ના ચાલે ને કંઈ નિમિત્ત હોવું ઘટે કંઈનું કંઈ આવો ખ્યાલ ને આપણે જમેરી ભાવે હવે એમાં તો જીવ નથી જલેબી છે પણ બનાવી માણસ ને મોણે બનાવીને મરેલું મોણે બનાવી શકવાનું જલેબી જીવતું માણસ તો ખરું જ ને અને ભાવતું હું માણસ ને તો એટલે એટલું આવ્યું પણ આવતો કે કહેવાનું કે આગળના રસના ચટકા આવ્યા તમે થોડા રશિયા બાકી રહી ગયા પ્રયોગ છે અને જેવું લક્ષણ એ લક્ષણ પ્રકારે કરીને આપણે ગોઠવી અને વ્યવહારમાં બધા રહીએ તે જ વ્યવહાર પછી આપણી જોડે બહુ વિતરાક ભાવે એ સર્વ સ્વભાવ છે સ્વભાવે વિતરાક પણ અત્યારે કેવું થયે ભસમું થઈ ગયું છે આપણે મન વચન કયા લાયા છે વિતરાકતા નથી સાચી એની કારણ કે આપણે વિતરાક સ્વરૂપે એની જોડે રહેવા રહેતા હજુ નથી આવડ્યું આજ્ઞા એટલે આજ્ઞા પુરુષાર્થ કયો પુરુષ થયા છીએ હં પુરુષ થયા છે ત્યારે કોઈને કહીએ અચ્છો કોઈને કહીએ આ બેનને કોઈને એને કે તું તારી કેટલી શક્તિ કે હું અનંત શક્તિવાળી છું આવું બોલી દેવ પણ હવે બધા સમજી ગયા છે હું અનંત શક્તિવાળો છું બોલે આ કપડું આ પહેર્યું એટલે આવી ગયું પુરુષ તો પુરુષના સ્વભાવથી જ છે એમાં પૂતગલ નથી આવતું પૂતગલ બોલું એટલે પુરુષ સંસ્થાન રહી ગયું સમજાયું ને બ્રહ્માંડ આખું અહીંથી એક પછી આખું આ મધ્ય અને પાતર આમ આવું રાઈટ અપ કોન પછી સેન્ટર અને આખું રાઈટ ડાઉન કોન બે મૂક્યો આ વચ્ચે અને પછી ઉપર એટલે દેવ લોકો હોય અને પછી ખાલી આકાશ જ છે ખલાસ આટલું જ અહીંયા આગળ જ છે બીજું નથી પૂદગલ એટલે અસ્તિકાએ અસ્તિકાએ અસ્તિકા એટલે જ્યાં જ્યાં એનું ફેલાયપણું હોય ત્યાં બધું તે બાકીના આકાશ સિવાયના બીજા ચાર છે ને આકાશ સિવાયના આકાશ તત્વ સિવાયના એ બધા આ પૂદ આટલામાં છે આકાશ તત્વ અફાટ છે અને એમાં તો આખો આ બ્રહ્માંડ છે એટલું બધું વિશાળ છે જબર બહુ વિશાળ હતા એ અહીંયા ને અહીંયા આ તો માતાજીને દોશી જરાક અલી આ બ્રહ્માંડ અલી જેવું કરે છે આ તો શું અત્યારે આ બધું જોઈએ છે એ તો બહુ નજીકનું છે બહુ આપણી દસ ફૂટ ઊંચી સ્લેબ હોય એટલું જ કહેવાય વધારતા કહેવાય આ મહાત્માઓ જો સમજી ગયા હોય તો બરાબર ખ્યાલ આવે ને હું શુદ્ધાર્થમાં છું એવું છે સુંદર એટલે આપણે તો આપણે વ્યવહારથી આપવાનું ને એ લક્ષ રાખજો બરાબર છે ને બધાને એટલે બુદ્ધિ અને બુદ્ધિ કરીને પણ એ સમજી શકાય એવી વસ્તુ છે આ એટલે જે બૌદ્ધિકો પણ સમજે તો જેને બુદ્ધિનું ડેવલપમેન્ટ ઓછું છે અને સમજાવવા માટે લોકભાષામાં એ કેવી રીતે સમજાવી શકે છે તે આ જો એનું તત્વ સ્વરૂપે યથાર્થ સમજ સ્વરૂપે જો પકડાય અહીંયા તો એ બધા વિશાળ સમાજને બહુ લાભ મળે ચાલો જય સચિદો પચીસ પુત્ર સાહેબ તમે આજે છો ડોક્ટર સાહેબ આયા નથી છે જયારે આવશે તારે અને એ સિવાય જે નથી આયા તે પણ કઈ છે એટલે મારા માટે છે એવું છે જ નહીં જે નથી એ મારા માટે છે જ એટલે દાદા ભગવાનથી આ જ મને શીખવાનું મળ્યું કે મારા સારા જીવનમાં જે કંઈ બને છે ને નથી વારું એમાં મારે છે જોડે પક્ષપાત નથી એટલે કે રાગ નથી જોડે દ્વેષ નથી કે નથી ગમતું એવું નથી બંને પોતે આ નથી તો નથી જાણું છું છે તો છે જાણું છું પણ એ હું ભરાઈ પડેલો છે તે અને ભરાઈ પડ્યો નથી એટલે છે નથીનો ધ્વંદો થયો પણ હવે હું છું જ એ નથી માં હું છું અને હું તો હોઉં જ ને એટલે મને એ નો જ નીકળી ગયો છો આખો હું કહ્યું કોઈ આમ વ્યવહારો દેખાય બધા મને પણ લાગે ખરું હજુ આમ મને હમસતા નથી લાગે ખરું એમને લાગે શું કહ્યું તારે આવું છે એટલે દાદા ભગવાન હીરાબાને જયારે એમને કેટલી અપાર કરુણા કરીને અને પછી એમને ઈરાબાનું જે જીવન પાછળનું સુંદર ગજબનું ગયું છે દશાજાર જોયું બધા બધા એટલું બધું જરકાટ હતો દે શું હા ભગવાન પસાર થઈ ગયા પછી વાત કરું છું બસ આ બહુ ખુશ થઈ ગયેલા શણગારેલા બધું અને દાદા જાતે ગયા હતા ગાડીમાં તે વખત ચલાય નહીં એટલે બધા તે ઘરેથી નીકળેલા ત્યાં જૂને ઘેર આપણા દાદા હાલય હત્યાનું કહીએ તે ત્યાંથી નીકળી અને ગાડીમાં છેક ત્યાં આપણે બહુચરાજીમાં ત્યાં સુધી છેક સુધી બેઠક રહી આ બધું જ બોલો પૂરો વ્યવહાર વ્યવહારમાં જરાય ખામી નહીં બોલો તો આપતા પુત્રો સાહેબો જે નથી એમને મારા ખાસ પહોંચાડજો કે કનુભાઈથી વ્યવહારમાં મનથી પાછાથી કે કાયાથી તમને પ્રત્યક્ષ કરવા પણ આની સંખ્યા જ લાગ્યું હોય તમને પ્રત્યક્ષ કોઈની જાળે રહીને કરાવવા લાગ્યું હોય અમે કરવા પણ કરાવવા પણ જોડે એવું એવા પક્ષ એ કર્યા હૈએ પક્ષકારક થયા અથવા તો અમારાથી કોઈને અનુભવ હોય કોઈની વાયા તમને પહોંચ્યું હોય તો માફ કરજો અને મારી વાત પહોંચાડજો આજે આ વ્યવહારથી પરિશ્રનો દિવસ છે ક્ષમા આપનારનો દિવસ છે ઉત્તમ આજે જૈનમાં તો બધું ખમું ખમાવું ખમણ ખમણ બહુ બોલે ખમા ખમણા શું કે છે એટલે બોલો ને મને તો આવડતું નથી બોલતા કોઈ જૈન તો બોલો ખમા ખમણા હે ખમણ ખમણા એ તો ખમણ માટે બોલાય હે એટલે અમે ક્ષમા આપીએ છીએ અને તમે સમસ્ત સારા બ્રહ્માંડના અને માનવ માનવ લોકના બધા જ પંદરેક ક્ષેત્રોના અમને ક્ષમા કરજો એવું બોલવું પડે અને આ વિશ્વના તો ખાસ પહેલાં એને આપણને રહેવા દીધા છે અહીંયા આગળ એ તો આપણી શું તાકાત શકીએ સમજાયું એટલે વડીલો આપને પણ અમે અમારાથી મનથી વચનથી કયાથી કંઈ તમને જાણે અજાણે પણ કંઈક દુઃખ પહોંચ્યા હોય તો એના માટે ક્ષમા યાચીએ મહાત્માઓ સમસ્ત વૃંદને બહેનો તમે સમસ્ત વૃંદને बदा ने अमने तबाई ने हावे भगवानी एवं कृपा अंदर कि मैं कोई ने मफ करव पड़त सहजा सहज मफ रहे मैं करव पड़त हमें मार पास क्रियाओं नहीं रही स्वभाव सहज थी गये इतने शरीर एवं सहज थी गयु आनंद थी ए तो आनंद है बदो अनुभव है आखो सहजे रहें करे हमने पप्पा पूछता था चंदीराम जी अमने तो पी कोई दिवस अमने जो अमुक रीते दिखाला પછી જ્યારે સમજણ પડી બરાબર ચંદીરામજી એમને ઘરે જ વાપ્રશ્ન થયો ચંદીરામજી અમારે ક્ષમા કરવી નથી પડતી એ તો અંદરથી ગોઠવણી જેવી થઈ ગઈ છે સહેજે જ આપી દે છે એટલે એને દિગંબર સમાજમાં જૈનોમાં એને ઉત્તમ ક્ષમા એટલે વિતરાકતાને પામવા માટેનો ધર્મ છે એ દક્ષણરૂપી ધર્મ છે એવું કહ્યું એમાં પહેલાં પહેલું મૂક્યું ઉત્તમ ક્ષમા પછી આર જવતા વૃદ્ધા ધર્મો એટલે પાંચ આજ્ઞા પાંચ આજ્ઞા એ આપણને આ શુદ્ધાત્માનો આ શરીર સાથે રહીને પ્રેમ એવો વ્યક્ત થતો જતો જાય છે વ્યવહારમાં કે આપણને બધા સાથે હળીએ મરીએ ફેરગા થઈએ એકલા પડીએ ગમે ત્યારે હઈએ ત્યારે એમાં બધામાં પ્રેમ સ્વરૂપ જ આપણે આ જીવાતા જીવનમાં જીવાય શું કહ્યું જીવાતા જીવનમાં અને કેવી રીતે તો કે દ્રષ્ટિ સિવાય નહીં જી શકાય કઈ દ્રષ્ટિ તો કે શુદ્ધાત્મા નહીં તો કે લુસી એકલી પડી તો પણ એ લુસી માટે પણ એ દ્રષ્ટિ પડે છે લુસીનું કેટલું સારું થાય ના થાય તારી ભાઈ હોય ભાભી હોય તારા છોકરા ભત્રીજા બધા હોય ને તો પણ તું એને બહારથી વાલ દેખાય અંદરથી તને તો આવી રીતે જવું ને એટલે સહજતા થાય શરીર સરળ થાય સહજ થાય દિલમાં રુજુતા આવતી જતી જાય વાણીમાં મૃદુતા આવતી જતી જાય આ બધું ધીમે ધીમે એનું આખું એ વિજ્ઞાન છે આખું પ્રોસેસ બન્યા જ કરે છે સમજાયું ને એટલે આપણું શુદ્ધ ઉપયોગ પ્રમાણે આપણા વ્યવહાર સાથે રહેવાનું એ સતત પ્રયોગ બને છે અને શરીરમાં બધી જ આખી ફેરફારી એ આપણે કરવી નથી પડતી એ ઉપયોગ પ્રમાણે થાય છે પણ એટલો ઉપયોગ રહી શકે નહીં કોઈને એ ના રહી શકે એટલે આ ભૂલો થાય એટલે પછી ભૂલો નીકળવા માટે આપણે જ નીકળવું પડે એટલે ભૂલો થાય દેખાય નીકળે એવું આજે આપણે પર્યુષણ એ બધા ભાવ કરીએ કે એવું ધીમે ધીમે કરીને પણ આવી જાય ક્ષણે ક્ષણે પણ મારો સતત પ્રયાસને પુરુષાર્થ આમ જ રહેશે પુરુષાર્થને પ્રયાસ નથી કહેવાતો ખરી રીતે પણ આપણે પુરુષાર્થ એક્ઝેક્ટ પુરુષાર્થ સ્વરૂપે છે નથી રહેતું ત્યાં સુધી આપણે એવું કહેવું પડે છે સમજાવ્યું ને બાકી પુરુષાર્થમાં એ ના હોય પુરુષાર્થ એ કોઈને અધીન છે જ નહીં એ સ્વયં પોતે પોતાના આધારે છે નિરાલં દશા છે એ તો પુરુષાર્થ અને એ નિરામ દશા અને આજ્ઞામાં આપણને ભૂલ થાય અને થાય એ બધું મોટું પરાક્રમ છે તો ઘણું મોટું પરાક્રમ છે શું પુરુષાર્થ અને પરાક્રમ હોય તો એ જે શુદ્ધાત્મા સાથે દેશ જોડે પરાક્રમ કે છે સમજાયું ને શબ્દથી બહુ પકડવાનું નહીં સમજવાનું સમજ સમજ કર્યા ના સમજાય ત્યાંથી માથા કર્યા કરવાની સમજવા માટે બીજું કશું નહીં પૂછવું કરવું હોય તો સમજવા માટે સમજાયું ને દાદાજી હા દાદાજી એક દાદા બોલું આપના માટે પણ આ બધા ઓનલી વાદા છે આનંદ સ્વરૂપ દાદા છે શાંતિ સ્વરૂપ દાદા છે પરમાત્મા સ્વરૂપ દાદા છે મારું સ્વરૂપ હવે મારાથી એકલો જ છું આપણે જયારે લાગે મને દેખાય છે લાગે છે મને સ્વાદ આવે છે તો આપણે એમને આપણે પૂજ્ય ભાવે કરીએ છીએ એમાં આમ કરવું નથી પડતું આપડે આપણું દિલ છે એવું બનાય કુદરતી બને અમને ખબર પડી છતાં અમે એમના કહીએ કે અમને કર્યું છે ના આ દાદાના સ્વરૂપને એમનો અભાવ છે બધો આ અમે જોઈએ બધામાં જોઈ લઈએ સમજાયું ને બધી શરીરની બધી ક્રિયાઓ તો બધી દેખાતી હોય પણ છતાં એની પાછળ શું છે એમાં સમજી લઈએ એવું છે આ એ દ્રષ્ટિ આખી આપણી એવી સ્વભાવવાચક થઈ જાય છે શું કહ્યું સ્વભાવવાચક આ પ્રભાવ વાચક શબ્દ દ્રષ્ટિમાં હજુથી નીકળ્યા નથી ત્યાં સુધી જેટલા નીકળ્યા છે એટલો સ્વાદ આવે છે એ સ્વભાવ વાચક છે તારી આપણને આપણને કોઈ ગુણ કોઈનો દેખાય છે નહીં તો ગુણ દેખાય નહીં એવું છે જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે મહાત્માઓ બે મિનિટ મહાત્મા વતી અને મહાત્માઓ માટે હું દાદાજી પાસે લઈશ દાદાજી આજે જે આપ વાત કરી શુદ્ધાત્મા પ્રેમ શુદ્ધ પ્રેમની અને આજ્ઞા ધર્મની તો દાદાજી આજ્ઞા ધર્મથી શુદ્ધ પ્રેમ ખીલે છે પણ મારી પોતાની ઇન્ડિવિજઅલ એવી સમજણ છે કે જ્યાં સુધી પ્રગટ જ્ઞાની પુરુષ માટેની કંઈ પણ અમારી ભૂલો જે અમને દેખાતી નથી ને રહી ગઈ છે ત્યાં સુધી યથાર્થ આજ્ઞા ધર્મના પાલનની કચાશ રહે છે દાદાજી તો આજે સર્વ મહાત્માઓ મારાવતી સર્વ આપ્તપુત્રોતી દાદાજી દાદા ભગવાન માટે કે આપના સંબંધી અમારા પ્રાપ્ત મન વચંકા હતી કંઈ પણ ભૂલ થઈ હોય તો દાદાજી ક્ષમા કરજો અને આપની જે દશા દાદાજી આપ ભલે રામની વાત કરો મહાવીરની વાત કરો કે દાદા ભગવાનની વાત કરો આપ અમારી માટે દાદા ભગવાન જ છો દાદાજી તો બસ દાદાજી તો આપની દશા આજ્ઞા ધર્મથી સુંદર રીતે સમજાય અને અમે પણ આજ્ઞા ખૂબ આગળ વધીએ દાદાજી અને અમારા સર્વ પ્રકારના સર્વ દોષોની આપની તો ક્ષમા છે દાદાજી પણ અમે દખારા દિલથી સર્વ મહાત્માઓ ક્ષમા માગીએ છીએ દાદાજી એનો સ્વીકાર કરજો એના માટે ફરજથી બંધાયેલા છીએ એના વગર મારો છૂટકો જ નથી સતત મારા શ્વાસ રહ્યા કર્યા કરો ઉપયોગમાં એના વગર અમારો છૂટકો નથી સમજ મળ્યા ના મળ્યા બધા બધા આ તો આપણે દરેકને માટે છે કંઈ અમારા માટે હોય એવું સવાલ દરેકને છૂટવું હોય એ બધાને માટે બીજું કંઈ છે જ નહીં ખ્યાલ આવે ને વાત જ મૂળ સમજી લેવાની બહુ ટૂંકી વાત છે આ તો વિસ્તાર વ્યવહારથી કરવો પડે છે કારણ કે વ્યવહાર બહુ વિસ્તરેલો છે પુષ્કર વિસ્તરેલો છે એટલે બીજું કશું જ નહીં એટલે તો આ વાણી નીકળે બધી હમ તે ગણધરોને મહેશ ભગવાન બહુ નીકળી વાણી એના બધા શાસ્ત્રો રચે વિસ્તાર જ હતો બીજો કશો જ પણ એ સર્વગ્ન પુરુષો જય જય સચિદ જય સચ્ચિદાનંદ હવે સીધો કાર્યક્રમ આપણો પ્રસાદી લાઈન ત્રણ વાગે ચા અને સાડા વાગે સર્વ મહાત્માઓ અહીંયા આ જ જગ્યાએ સ્વાદ્યાય સત્સંગ આપતા પુત્રના સાનિધ્ય સાડા તનથી સાડા છે રહેશે અને ત્યારબાદ મહાપ્રસાદી રહેશે દરેક પોતાની જગ્યાએ બેસીને દાદાના દર્શનનો લાભ લેજો હા અને આ જે બપોરે છે એ બહુ અગત્યનો પાઠ છે એમાં જે આવ્યા છે બહુ જ ઉપયોગપૂર્વક રહી અને એનો પૂરો લાભ લેજો પૂરો લાભ લેજો શૈલેષજી આવવાના છે ને હા અને તે વખતે જે પ્રયોગો થશે એમાં ઉપયોગપૂર્વક આપણા પ્રયોગ થાય તમે પૂરો લાભ લો બહુ સારી રીતે લઈજો સમજાવ્યું ને બહુ સમજાવશે તમને પ્રતિકમણ પણ સમજાવશે અને સામાયિક બેઓ અને બાકી જનરલ અને સત્સંગ કલાક થઈ લેશે તમારે એટલે ખાસ કરજો તમે આ જય સચ્ચિદાન બધા અને અમે હવે સાંજે તો અમારેથી નહીં આવી શકાય એટલે અમે બધાને ક્ષમા આપીએ છીએ અને તમારા બધા તરફથી અમારા માટે તો અમારી નજરમાં વિશ્વના જીવ માત્રથી અને પંદરે ક્ષેત્રોના જીવ માત્રથી સતત અમારે રહ્યા કરે જાય જ નહીં અમને આજે ચોપન વર્ષ થયો આ વસ્તુ છે એ મૂકી દીધી દાદા એ મશીન તે કામ કર્યા જ કરે કોણ જાણે અદ્ભુત મશીન છે ખોટકાય નહીં કશું જ ના થાય ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે બધામાં મૂક્યું છે એમને કે મારા મક વધારે જરૂર નથી બધા મરખું છે પણ એ સ્વભાવથી વાપરમાં આવ્યો છે પણ એ સ્વભાવ જાણતા નથી એટલે ગોઠવવો પડે છે આપણે ચલો ભાઈ ગોઠવવો પડે છે ખરું કે નહીં તો આ શરીર છે તેમાંથી રાખવું પડે છે રાખશું અને આખા દાડામાં કઈ બધું એકને એક તો ક્યાંથી ખાય થોડું ફેરફાર આમ તો એમ કર્યા છે ચાલે જાય સચિદાનંદ નમો મિત્ર ગાય નમો મિત્રા નમો નમો અરિહન નમો વાય રિયણ વમો વજ સાઉણ નમો સવ સાઉો પંચ નમુકારો હયસો પંચ નુકારો સવ પાપનાસણું સવ પાવપનાસુ મંગલાણ ચે સિંહ મંગલાણ ચે સિંહ હવય મંગલમ અડમ હવાય મંગલ ઓમ નમો એક ટૂંકો કિમિયો તમારે જો જાણવો હોય થોડું કહી દઉં થોડી સેકન્ડ માં વ્યવહાર ને સમજવા માટે કે ભગવાન ના સિમ જય જયકાર હો ભગવાન જય જય કાર હો દાદા ભગવાનના હસીમ જય જય કાર હો હસીમ જય જય કાર હો દા ભગવાન ના હસીમ જય જયકાર હોનાસીમ જય જય કાર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 દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હા ભગવાન ના હસીમ જય જયકાર હો હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો હો દાદા ભગવાન ના હસીમ જય જયકા હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો હો ભગવાન ના હસીમ જય જયકા હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જયકાર ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર રા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર રા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગ ભગવાના અસીમ જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર હો ભગવાના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના િમ જય જયકારો દા ભગવાન અસીમ જય જયકારો